आज आप गर प्रथम प्रकरण ओगन साठम मु वचनाथम श्रवण कर मुक्तानंद स्वामी प्रश्न पूछो हे महाराज भगवान ने विषय असाधारण प्रेम थाय उपाय शो है यु कारण शु શ્રીજી મહારાજે કહ્યું તો પેલા એક તો નિશ્ચય જોઈએ આસ્તિકપણું જોઈએ ને ભગવાનનો એવો મહિમા જોઈએ પહેલાં તો આપણી વચ્ચે એક પ્રશ્ન ઉઠવો જોઈએ કે આપણને ક્યારેય એવો પ્રશ્ન થાય છે કે ભગવાનને વિશે અસાધારણ પ્રેમ શું કરીએ તો થાય प्रश्न थाई यो कश्न थे कारण के जोई तो नथी। बीजी बाबत की यो कश्न थे शुक्रे तो संसार मधन दौलत म दीरा दीकरी असाधारण हेत थायव प्रश्न थाई थाय એ નથી થતો કારણ કે છે અસાધારણ પ્રેમ દીકરા દીકરી ધન દોલત સંસારમાં છે જ એટલે એ પ્રશ્ન થતો નથી પરંતુ એવોય ક્યારે પ્રશ્ન થાય છે કે આ સંસારમાં અસાધારણ જે પ્રેમ છે એનું કારણ શું છે એવો પ્રશ્ન થાય છે એવોય પ્રશ્ન નથી કોઈ પ્રશ્ન જ નહીં संसार असाधारण प्रेम छू कारण है ये जो आप विचारी तो ये कारण जड़े एना जगवान में असाधारण प्रेम करने रो म कारण के वृत्ति तो एक प्रकार की हो तो संसार में अपने कोई ने प्रेम करना घना कारणों अमुकमुक एम एवं कारण है कि आपने ज्या स्वार्थ हो प्रेम थाय अपने ज्यादा सुख मलत हो त्या प्रेम थाय कोई नूप जो प्रेम थाय कोई गुण जो प्रेम थाय अपने कोई भय होने भय थी अपने कोई बचात जन तो त्या प्रेम थायसना प्रेम थाय એટલે સ્વાર્થ થી સુખ થી રૂપ થી ગુણથી ભયથી ભયથી વાસનાથી આપણને સંસારમાં કોઈની સાથે હેતપ્રીત થાય છે ખરું છે ખોટું છે હવે એને બે જ કારણમાં કેવું હોય તો એવું કે જ્યાંથી આપણને સુખ મળે અને જે આપણને ઉપયોગી હોય એમાં હેત થાય છે બીજા બધા ભૂલી જાય બે યાદ રાખે જ્યાંથી આપણને સુખ મળે છે અને જે આપણને ઉપયોગી હોય એમાં પ્રેમ થાય છે બેમાંથી એક જ યાદ રાખવું હોય તો એક જ વસ્તુ કે જે આપણને ઉપયોગી હોય એમાં પ્રેમ થાય છે જે ઉપયોગી ન હોય એમાં પ્રેમ નથી થતો બાળકનો જન્મ થાય પછી એ બાળકને એક જ ઉપયોગીતા હોય છે ખાવું પીવું એટલે એ જ્યાં ભોજન ભાળે એટલે એની પાછળ દોડે એની ઉપયોગીતા છે ये तो खबर खावाइए भोजन सीवात नहीं होते धीमे धीमे मोटो वस्तुओं की जरूरत पड़ती थे घनी बाबत उपयोगिता लगे एक खबर पड़ जाए कि आ बधी वस्तुओं मार उपयोग उभो थो य पूरी करना माँ बाप है એટલા માટે એ મા બાપની પાછળ ફર્યા કરે છે એના માટે હવે માઉતર છે એટલે એમાં યાત્ર રાખે છે અને મમ્મી મમ્મી પપ્પા પપ્પા મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતો ફરે છે પણ જ્યારે એને મમ્મી પપ્પાની ઉપયોગીતા પૂરી થઈ જાય છે એટલે મમ્મી પપ્પાને છોડી દે છે પછી એની સામુ જોતો નથી બાપુજી ને વૃદ્ધાશ્રમ માં જવું હોય તોય ભલે જ્યાં જવું હોય ત્યાં ભલે પછી ખબર પૂછવા દીકરો આવતો નથી કેમ ઉપયોગી ઉપયોગ પૂરો થઈ ગયો અમે એકવાર મુંબઈ ગયેલા તો ત્યાં પધરામણી જવાનું થયું એક યુવું કહેલું કે આવો સંતો ગયા પણ એને ઘેર ગયા એટલે પેલો છોકરો ભાઈ બાપુજી તમે સંતો ચાંદલો કરો બાપુજી તમે સંતો હાર પહેરાવો બાપુજી તમે આરતી રહી જાઓ બાપુજી તમે સોફા ઉપર બેસો બાપુજી બાપુજી બાપુજી આપણને એમ થાય કે ભાઈ આ મુંબઈ જેવા શહેરમાં આવો સમજુ દીકરો બાપુજી બાપુજી બાપુજી એટલે એ કઈક ઠાકોરજીને ધરાવવા નૈવેદ્ય એવું લેવા ઘરમાં ગયો એટલે મેં પેલા વડીલ ને કીધું મેં કીધું મુંબઈ જેવામાં આવો ભણેલો ગણેલો છોકરો અને તમને આટલો બાપુજી બાપુજી ભાગ્યાળી છોક તમને આવો દીકરો મેળ્યો છે મને કે શું મંડી પીડ્યા છું ક્યાં મારો દીકરો છે એ તમારો જમાય છે હવે આજકાલ લોકો સગા મમ્મી પપ્પા ને પપ્પા નથી કહેતા પણ સસરા પપ્પા પપ્પા કહે છે અને પાછળ પાછળ ફરે છે હવે આવું ડીંડવાનું અમને શું ખબર હોય इले अपने भूलज खाई जाए हकीकत में पप्पा पेला पप्पा ने छोड़ी दीदा पप्पा उपयोगिता है पड़े फरे बद व्यवहार में खबर पड़ी जाए कि आ बदा जो संबंधों जोड़िए सर्वोपरि एक बाबत है रूपियो पैसों हो तो पी संबंधो हो न हो जाए હવે એનું ધ્યાન કેવળ ક્યાં છે પૈસો હોવો જોઈએ અને પૈસો સર્વોપરી છે બસ એટલે સર્વ પૈસામાં જોડાઈ જાય છે એના માટે પછી ગમે તેની સાથે સંબંધો બગાડવા હોય તો બગાડી નાખે સગા બાપ સાથે સગી મા સાથે સગા ભાઈ સાથે ગમે તેની સાથે પણ પૈસો જવો જોઈએ નહીં કેમ ઉપયોગી છે એનાથી બધું થાય છે સર્વે ગુણા કાંચનમાં શ્રયંતે બધું જ નીકળે છે ખબર પડી ગઈ એટલે આજ દિવસ સુધી ઘણા માઉતરની નફરત થાય છે પત્ની નફરત થાય છે બાળકો થી નફરત થાય છે સાધુઓથી નફરત થાય છે પણ ક્યારે રૂપિયા કોઈને નફરત થઈ બોલો કોઈને કંટાળો આવતો હોય છોકરો પાસે આવે ક્યારેક કંટાળો ચડે કે આ ક્યાં આવી લપ માવતર આવે તો મળવા આવે તો થાય કે આ ક્યાં આવ્યા નફરત થાય પણ પાંચ પચીસ હજાર પાંચ લાખ રૂપિયા જો ખિસ્સા આ લપ ક્યાં આવી એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે આ દ્રવ્ય ખોટું છે ખોટું છે એમ કહીએ છીએ પણ દ્રવ્ય વગર કોઈ મંદિર નો વ્યવહાર થતો નથી એટલે દ્રવ્ય ખોટું કરવું એ તો બહુ કઠણ કામ છે ઉપયોગ એવો છે કોઈ વ્યવહાર એના વગર થતો નથી એટલે પૈસા પ્રેમ શા માટે છે અને ક્યારથી છે જાય ગયો ત્યારથી એટલે સોનું ચાંદી હીરા મોતી માણેક પ્રેમ છે પણ એક વસ્તુ યાદ રાખો તમે રસ્તે જતા હો અને એમાં સોનાનો ટુકડો પડ્યો છો પણ તમને એમ થાય કે આ તો પિત્તળનો ટુકડો છે તો તમને હેદ થશે સોનું હોવા છતાં પીતળ છે એવો ભાવ થયો એટલે તમે નીકળી જવાના છે એટલે રૂપિયાનો સોના ચાંદીનો મહિમા જાણતા હોવા છતાં પણ એ સોનું સામે હોવા છતાં હેત ન થયું કેમ ન થયું ઓળખાણ ન થઈ નિશ્ચય ન થયો શું નિશ્ચય કે જે સોનું હું જાણું છું મહિમા એ આ છે એમ ન થયું એટલે એ આ થવું એને નામ નિશ્ચય કહેવાય એટલે મહિમા અને નિશ્ચય બંને જોઈએ જેવી રીતે રૂપિયામાં મહિમા અને નિશ્ચય બંને હોય તો એમાં હેત થાય છે એવી જ રીતે ભગવાનમાં પણ પહેલાં મહિમા નિશ્ચય પણ જોઈએ એટલે જ શ્રીજી મહારાજે એ વાત પહેલાં કહી કે અસાધારણ હેત કઈ રીતે થાય મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછ્યો એટલે શ્રીજી મહારાજે કહ્યું કે પહેલાં તો એવો વિશ્વાસ જોઈએ કે મને મળ્યા છે એ નિશ્ચય ભગવાન જ છે જે ભગવાન ભગવાન હું કહું છું જે પરાત્પર પુરુષોત્તમ નારાયણનો હું જાણું છું કે સમજું છું એ આ છે એ પરાત્પર નારાયણ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને જ્યારે જ્યારે પ્રગટ થયા હોય ત્યારે એ માનવરૂપમાં અવતાર રૂપે વિચરતા પરમાત્માને જાણી લેવા એ આ ગાયો ચરાવતા વાછરડા ચરાવતા ચરાવતા મથુરાની સીમમાં આવી ગયા અને ભૂખ્યા થયા એટલે ગોપ બાળકો ને ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે અહીંયા મથુરા છે ત્યાં જાવ બ્રાહ્મણો સામે યજ્ઞ કરે છે ત્યાં જાઓ અને કહો અમારા કૃષ્ણ ભૂખ્યા થયા છે ભોજન આપો યજ્ઞ શાળા તરફ આ ગોપ બાળકો ગયા અને કહ્યું કૃષ્ણ માટે ભોજન જુએ છે નહી તરી યજ્ઞ કરતા હતા ઓમ વાસુદેવાય સ્વાહોમ નારાયણાય સ્વાહોમ વૈષ્ણવે સ્વાહા વિષ્ણુ ભૂખ્યા છે એના માટે ભોજન લેવા આવ્યા છે પણ એ આ નથી થયું એટલે સળગતા લાકડા લઈને પાછળ દોડ્યા જાઓ જાઓ માળા યજ્ઞ અભડાવી નાખ્યો ભાગવાયથી અહીં ક્યાં આવ્યા તમે કોણ વળી હો કૃષ્ણ ગોવાળ છે ભરવાડ છે જાઓ ભરવાડના છોકરા માટે યજ્ઞ નું સમિત હોય પછી ખાલે આ થાય ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે હવે એમની પત્નીઓ બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ અને ગોપ બાળકો એમની પાસે ગયા તો એમને ગોપીઓના સંઘથી વ્રજની ગોપીઓના સંઘથી ઓળખાઈ ગયું કે આ કૃષ્ણ એ કોણ છે કોણ છે એ આ છે જે પરાત્પર તત્વ છે એ આજે ગોપ વેશમાં આપણી વચ્ચે છે એટલે થાળ ભરીને આવી અને ભગવાનને હેતથી જમાડી જીવન ધન્ય કરી ગયું પણ ક્યારેક એ આ છે એમ થયું તો હેત થાય નહી તર હેત ન થાય બાજુ બાજુમાં બેઠા હો પણ કોઈ સગો સંબંધી દૂર હોય પણ એ આ ન થાય તો બાજુમાં બેસો તો હેત નહી થાય એ આ થવું એને નિશ્ચય કહેવાય તો ભગવાન પરાત્પર પુરુષોત્તમ અવતાર પૃથ્વી ઉપર ધરે છે એમાં ઓળખીને એ આ થવું જોઈએ સાવધાની એ છે કે જો એ આ હોય અને એમાં ન થાય થઈ ગયું હોય તોય પણ મોટું નુકસાન છે મજા જીવનની એ આ કરે હોય ત્યાં થવું જોઈએ એટલે ઘણા લોકો એ આ કે છે એ જે પરાત્પર છે એ હું જ છું અહમ બ્રહ્માસ્મી આથી આગળ બીજું કોઈ તત્વ જ નથી એને પ્રેમનો માર્ગ હાથમાં આવતો જ નથી આખરે આત્મા આત્મા છે પરમાત્મા પરમાત્મા છે ઘણા એવા નિમ્ન દેવી દેવતાઓમાં એ આ માની ને બસ બેસી ગયા છે તો એને પણ ભગવત તત્વની પ્રાપ્તિ થતી નથી ત્યારે ઘણા એવા છે કે જે પોત પોતાના વ્યક્તિ પૂજાઓમાં બસ ભગવાનથી અધિકપણે માની ને વળગી ગયા છે બસ એ આ જીવતા જાગતા આવા પ્રગટ ભગવાન ક્યા ચારસો જેટલા ભારતમાં આટા મારે છે એટલે આમ ચારસો તો ન હોવા જોઈએ ચારસો ને વીસ હોવા જોઈએ કલયુગ કલી ગવાન જે કલકી ભગવાન થવાના છે એવા દક્ષિણમાં ત્રણ ચાર પ્રગટ ફરે છે ખબર ન પડે એમ એ આ થઈ જાય છે એક જણો રિક્ષામાં બેઠો સિફત જોયો એવી આ વ્યક્તિ પૂજા છે પૂજાવાની પ્રતિષ્ઠાની જે બધી આમ છે ને એ બધી એ બહુ જ આ સાધુ જગતમાં છે એમાં એ આમાં ભૂલા પડી જાય અસલ આપણને પુરુષોત્તમનો રસ એ આપણને ચુકાડી દે આજે બધું એ ચાલે છે પણ એ કહેવા જાવ તો માને નહીં અને આ એવી સિફતાએ રાખતા હોય છે આગળ આગળ ભગવાનને રાખે એટલે એવું નહીં માનવાનું કે જે સંપ્રદાયમાંથી બહાર નીકળી ગયા છે એ લોકોમાં જ છે અંદર હોય એમાં યાદ છે ઘણી જગ્યાએ પણ એ તો આંખ હોય તો દેખાય ભગવાન આગળ આગળ હોય કેવાના પણ બાકી પછી સર્વસ્વ આમાં સમાય જતું હોય છે બહુ મોટું નુકસાન તો રિક્ષામાં બેઠો એક જણો રિક્ષા જ્યાં જવું હતું ત્યાં પહોંચી ગયો પછી ઉતર્યો એટલે રિક્ષા વાળા કેટલા સિફતાઈ જોજો તો એસી રૂપિયા એમ ઓહો સોસો રૂપિયાની નોટની થોકડી કાઢી પેલા ને ગણજે એક બે લેતો જા ત્રણ ચાર પાંચ આ તું ધંધો રિક્ષાનો કેટલા વરસ કરે તો કે સાહેબ પંદર વર્ષથી એમ પંદર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ તારી ઉંમર કેટલી થઈ તો મારી ઉંમર પાંત્રીસ વર્ષ છત્રીસ સાડત્રીસ ઓગણ ચાલીસ તારા બાપુજીની ઉંમર કેટલી એના પંચાવન વર્ષ પંચાવન થઈ ગયા છપ્પન સત્તાવન અઠાવન દાદા બેઠા બેઠા છે ઉંમર કેટલી પંચોતેર છોતેર સત્યોતેર અઠ્યોતેર ઓગણસી એસી જા રીક્ષા ને ખબર ન પડી ધાર્મિક જગત ની એ આ કરાવી નાખે છે મટી જાય તો જે છે એમાં એ આ થવું જ જોઈએ એટલે તો જે મળ્યા છે એ પરાત્ પુરુષોત્તમ નારાયણને ઓળખીને એ આ થવું મુક્તાનંદ સ્વામીને એ આ નહોતું થતું એમનો જ પ્રશ્ન છે રામાનંદ સ્વામી જયારે બધું સજાનંદ સ્વામીને સોંપીને ગયા ગાદી બેસાડીને ગયા પછી એમના ઐશ્વર્ય પ્રતાપો બધા સત્સંગમાં એકદમ ખીલી ઉઠ્યા જોતા વેદ સમાધિ થાય પશુ પક્ષી મનુષ્યો અને જે બધા હતા એમને થયું કે આ તો વિશેષ વધારે પડતું થાય આવું તો રામાનંદ સ્વામી વખતમાં પણ નહોતું જ થતું મુક્તાનંદ સ્વામી ત્યારે ભુજમાં હતા હું ટૂંકમાં જ પ્રસંગ કહી દઉં છું એટલે મયારામ ભટ્ટ ત્યાં જઈને ખબર આપ્યા કે આ સ્વામીનો સત્સંગ મુક્તાનંદ સ્વામી આ વરણી તો બધો ડખોળી નાખ્યો છે અને સ્વામી તો સત્સંગની માં જેવા એટલે એને થાય સ્વાભાવિક છે આવ્યા અને મેઘપુર ગામે મળ્યા અને સજાનંદ સ્વામીને રામાનંદ સાહેબ ગુરુસ્થાને બેસાડીને ગયા છે તોય બહુ કહેવા માંડ્યા કે મહારાજ આ પાખંડ મેલી દો આ શું તમે હાજર છે અને આ સમાધિ બધાને મનાય અમને ન મનાય અને સમાધિ કઈ એમ સહેલી છે અષ્ટાંગ યોગના આઠ આઠ પગથી ચડે તોય કોઈને થાય કે ન થાય અને જે આવે એને સમાધિ આ કયું જાદુ મંતર કામણ ટુમણ તમે કરો છો આમાં સત્સંગની આબરૂ નહીં રહે સત્સંગ હશે ચૂથાઈ જાય છે મૂકી દો આ બધું મહારાજ સાંભળતા રહે અને કહ્યું સ્વામી એમાં શું થાય આવીને સામે બેસે ને એમાં એને કઈ સમાધિ થઈ જાય એને કોણ રોકે એમાં સંતદાસજી જે રામાનંદ સ્વામીની શિષ્ય અને મુક્તાનંદ સ્વામી બધાથી આમ ઐશ્વર્યોમાં ભરપૂર એ બેઠાતા ને એને સમાધિ થઈ મહારાજ આમ સામે જોયું મુક્તાનંદ સ્વામી જોઈ રહ્યા સ્વામી મહારાજે કહ્યું કે જગાડો જો જાગે તો ઘણા શ્રી કૃષ્ણ જાપ કર્યા પણ જાગ્યા નહીં મહારાજે ચપટી વગાડીને જાગ્યા સંત દાસજી નો તો વિશ્વાસ આવે એવા પુરુષ પણ એમણે જ મુક્તાનંદ સ્વામી કે રામાનંદ સ્વામી મને સમાધિ માં તો ખાલી પડ છાંટવા વાળો છું ડુંગડુગીનો વગાડવા વાળો છું ખરો નટવર તો આવે છે એ આ છે અમે એનું ભજન કરીએ છીએ છતાંય મનાયું નહીં ઉદાસ થઈ ગયા પછી ત્યાંથી કાલવાણી આવ્યા અને ત્યાં રામાનંદ સ્વામીએ દિવ્ય દર્શન આપ્યા અને એકદમ મુક્તું મુક્તાનંદ સ્વામી ભેટી પીડ્યા કરે ગુરુ મહારાજ તમે રડી પીડ્યા તમે ચાલ્યા ગયા સત્સંગનું આવી અવદશા થઈ અરે મુકુંદ મુકુંદ મુકુંદ મુકુંદ ભૂલો કાં પડે છે અમે જેનું ભજન કરીએ છીએ એ આ છે એ પરાત્પર પુરુષોત્તમ છે અને પછી મુક્તાનંદ સ્વામીને લગ્ન લાગી કાલવાણીમાં એ રામાનંદ સ્વામીની ગાદી ઉતારી એના ઉપર બેસાડીને જય સદગુરુ આરતી કાળ કર આરતી ઉતારી જે આજે પણ સત્સંગમાં ગવાય છે અને પછી જે એમને પ્રેમની લગ્ન લાગી એ આ એમ થઈ જાય પછી બાકી શું રહે એટલે મને મળ્યા છે એ નિશ્ચય ભગવાન જ છે એ પહેલો મુદ્દો મહારાજે કહ્યું ભગવાનમાં હેત થવાનો પણ અહીંયા ઘણા એવું થતું હોય છે કે ભાઈ સામે ભગવાન હોય મનુષ્ય રૂપે તો તો આવું ઓળખાણ થાય ને તરત હેત થઈ જાય કારણ કે આ વ્યક્તિ પૂજામાં એ છે ને મૂર્તિ તો બોલતી નથી કેમ ભાઈ આવો ભૂખ્યા છો ચા પાણી કર્યા છે નાસ્તો પાણી કર્યા છે ઉતારા કર્યા છે તમારો બાબલો કેમ છે બીજું કેમ છે ધંધા કેમ પાલે છે કેમ છે કેમ બધું ઈ ભગવાન તો પૂછતા નથી અને આ તો રીતસર તમને પૂછે માથે હાથ ફેરવે ક્યાં છે તમે આંસુ આવે તો આંસુ છે એટલે વ્યક્તિ પૂજા સફળ થાય છે તો સ્વાભાવિક જયારે મનુષ્ય હોય ત્યારે આપણી પાસે કઈ હોય ત્યાં લઈ જાય અને મહારાજ એમાંથી જાંબુડા જમતા હોય તો હેદ કેવું થાય अः अपने थी भरी राउ मन में थतु मनुष्य रूपे सामे हो तो हेज सहज थेखा तो नहीं थे के भाई मूल वत ए કે જે દેખાય એની સાથે હેદ થાય એ તો સ્વાભાવિક છે પણ ન દેખાય એની સાથે જે હેદ થવું ને એ જ ખરી પ્રેમની ઊંચાઈ હોય એની સાથે પ્રેમ કરવો એ પ્રેમની ઊંચાઈ અદભુત છે છોકરાને એના બાપા કીધું લે આ તપેલી દૂધ લઈ આવ્યા એક લીટર છોકરો કે લઈ આવું લાવ વીસ રૂપિયા એટલે તું પણ દીકરો કોનો રૂપિયા આપે તો તો આખી દુનિયા દૂધ લઈ આવે રૂપિયા ના આપણે દૂધ લઈ તો તું મારો ખરો દીકરો કહેવાય હોય કે ભલે બાપુ ગયો દસ પંદર મિનિટ પછી પાછો આવ્યો તપેલી માથે છીબું એટલે ઢાકણું ઢાંકેલું બાપુજી ને કીધું લ્યો બાપુજી પીવો દૂધ બાપુજી ઢાકણું ખોયલું તો તપેલી ખાલી એટલે આ તો ખાલી છે શું પીવું તો કે દૂધ હોય તો આખી દુનિયા પીવે ખાલી તપેલીમાં દૂધ પીવે તો મારો બાપ ખરો કહેવાય દેખાય એમાં પ્રેમ થાય છે ન દેખાય એમાં પ્રેમ કરો અને એમાં જ મીરાબાઈ જીત્યા છે એમાં નરસિંહ મહેતા જીત્યો છે એ આપણા આદર્શ છે વ્રજની ગોપીઓને પ્રેમ થાય એ તો બહુ સહજ છે સામે કૃષ્ણ હસે છે બોલે છે નાચે છે રાસ લે છે સહજ છે એ થોડું અપકરણ થાય તો સામે નાચે કૂદે હસે બોલે છે મીરાબાઈને મનુષ્ય રૂપે સામે નથી અને છતાં મીરાબાઈ જે કૃષ્ણને પ્રેમ કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણએ એક બાજુ આખી વ્રજની ગોપીઓનું મંડળ અને એક બાજુ મીરા એકલી ઉભી રહે એવો ભગવાનને પ્રેમ કર્યો પ્રતિનિધિત્વ કરે વ્રજની એ પાંચ વર્ષ પહેલા થયેલી ગોપીઓનું એવી મીરા એનું એક ચરિત્ર એક એક પગલું જુઓ આંખમાંથી આંસુ અને વ્રજમાં તો ગોપીઓની સાથે ભગવાન રહ્યા પણ એક અવતાર ધર્યો એ પણ મીરાબાઈ ની પાસે ગોલોક માંથી પ્રગટ થયો કેટલા અવતાર ધર્યા વ્રજમાં તો એક વાર અવતાર ધર્યો મીરાબાઈ સામે નરસિંહ મહેતાની સામે કેટલી વાર અવતાર ઉપર નીચે આવી પ્રગટ થવું એ અવતાર કહેવાય છે ભાગવત દ્રષ્ટિએ નરસિંહ મહેતા બેઠા હોય અને એના બાપના શ્રાદ્ધ માટે ગોલોકાધિપતિ એ બધાને આવે રસોડું કરવા બેસી જાય એ પ્રેમની તાકાત છું ઊંચાઈ છે આ પ્રેમની જે સામે નથી દેખાતો એને જે પ્રેમ કર્યો છે પણ મીરાબાઈને માનવરૂપે સામે નથી પણ એનો જે કિમીઓ છે એ ભક્તિશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો છે એ આપણે સમજવા જોઈએ જે મૂર્તિ છે ને એ જ એને પ્રત્યક્ષ છે એ જાણતા નથી કે આ પાષાણ ધાતુ છે પણ શું જાણે છે કે એ આ છે એ પ્રત્યક્ષ છે બસ એ આ છે આ કૃષ્ણ સ્વયં છે એ આ છે આપણને દર્શન કરીએ ત્યારે એમ નથી થતું એ આ છે આપણે ધાતુ પાષાણ પથ્થરના ભાવ છે ત્યારે એ મૂર્તિની પૂજા કરતા હોય એને થાર ધરાવતા હોય ત્યારે શું થાય છે એ આ છે પથ્થરમાં આટલો ચેતન ભાવ નિરૂપવો એ પ્રેમની તાકાત છે અને બીજું કે એ ભગવાનને એમણે મીરાબાએ પતિ માન્યા બે સૂત્રો આમાંથી પકડવાના છે અને એ ભક્તિ શાસ્ત્ર અંતર્ગત છે મીરાબાએ ભગવાન શ્રી કૃષ્ણને પતિ માન્યા આ વાત થાય એની સાથે સાથે થોડા તમે ચાલજો भगवान भक्ति करी एर्थ शू भगवान नो अपने रोज बोलीये त्वेव मता च पिता त्वेव त्वेव बंदो च सगा त्वेव कोईप्रकार ना पिता मानो, मानो मित्र मानो भाई मानो स्वामी मानो पति मानो अरे पत्नी मानो कई संबंध जोड़ो एने ज भक्ति कहवा બાકી ભક્તિ નથી સગાઈ થાય પછી થાય ને સંબંધ જોડાણો જ્યાં સુધી સગાઈ નથી થઈ સંબંધ નથી જોડ્યો તો ક્યાં છે એ જ તત્વ ભક્તિ છે કોઈ પણ પ્રકારનો નાતો બાંધો એને જ ભક્તિ કેવાય છે હવે તમે ઈમાનદારી પૂર્વક વિચારો કે તમે ભગવાનને શ્રીજી મહારાજને પિતા માનો છો માનો છો ભાઈ માનો છો મિત્ર માનો છો સ્વામી માનો છો પતિ માનો છો પત્ની માનો છો બોલો ક્યારે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડ્યો હોય તો કયો ભગવાન ભગવાન સૌ કે સંબંધ કયો અને જ્યાં સુધી સંબંધ નથી થઈ તો પછી લગ્ન વાત જ ક્યાં છો માંડવો ક્યાં ત્યાં સુધી ભક્તિ માર્ગની દ્રષ્ટિએ સંબંધ ન બાંધે અને મૂંઝવણ થશે જો વિચારજો શું માનવું શું માનવું માનું પિતા માનું ભાઈ માનું મિત્ર માનું પતિ માનું શું માનવું બસ ભગવાન માનું સંબંધ કોઈ નથી એટલા માટે અસાધારણ પ્રેમ થતો નથી કોઈ સંબંધ નથી कही है संबंध है छा कोई संबंध नहीं संबंध केव हो कोईपन प्रकार संबंध चूज कर ले रुचि अनुसार पीछे मानो चार के पांच सभ्य ना परिवार हो पांचमू के छठू सभ्य तरीके उमेरा जाए ये भक्ति कहवाई जीवंत पिता मैं तो पी पांचमो पांच सभ्य ते हो तो छठा भगवान पिता तरीके घर में बीरा जाए सेवा પતિ માહ્યા હોય તો એ બસ પાંચ કુટુંબ નું સભ્ય ને છઠ્ઠા એ પતિ તરીકે અખંડ જેમ હાજરી હોય જીવંત વ્યક્તિની એવી અને જેને ભગવાન મેળ્યો છે એને આમ જ મેળ્યો છે ભાઈ એવો સંબંધ ઘરમાં હજુ બેઠા છે બોલો એવો સંબંધ ક્યાં છે અસાધારણ પ્રેમ ક્યાંથી આપણે જો એનાલિસિસ કરીએ ને તો સંબંધ કેટલો માયનો છે ભગવાન આપણા સ્વામીને આપણે એના સેવક જોમન છે ભગવાન ભગવાન આપણા સ્વામીને આપણે ખોટો સંબંધ નથી પણ એ સેવક માં કેવો સંબંધ બાંધીને બેઠા છે ધ્યાનથી સાંભળજો નોકર ચાકર નો સેવક ખરા પણ એમાં જે નિમ્ન ક્વોલિટી જે છે ને નોકર ચાકર અને નોકર ચાકર એ પાછો કેવો લે ભાગો નોકર ચાકર આપણે કેવું જીવીએ છીએ ભગવાન સાથે અને અસાધારણ પ્રેમની વાત ક્યાંથી આવે લે ભાગુ નોકર ચાકર જેવો સંબંધ છે કહીએ છીએ સેવક પણ સેવકમાંય જે હલકી કોટી કહેવાય એવો લે ભાગુ નોકરનો આપણો સંબંધ ભગવાન સાથે છે લે ભાગુ નોકર શું હોય બસ એને કામ કરવું હોય તો આળસ ચડે ખોટા બહાના કાઢી નોકરીમાંથી ગપચી મારી જાય શેઠ આગા અવળા થાય તો કાંઈ કરે નહીં શેટનો જેટલો ઉપયોગ થાય એટલો ઉપયોગ કરી લેવાનું શેટ આગા પાછા થાય તો એસી કરીને બેસી જવાનું ટીવી ચાલુ કરીને જોઈ લેવાનું મજા કરવાની શેઠાણી આગા પાછા થાય ફ્રીજમાં ખાવા પીવાની આઈસ્ક્રીમ વાઇસ્રીમ પીવાની મજલસ મારી દેવાની શેટ જમવા બેઠા તો પેલા નોકરે થાળી મૂકી શેટની આગળ અને રોટલી એટલી ઘીથી તરબતર એટલે શેઠ ખીજાઈ ગયા મૂર્ખા તને ખબર નથી કે હું ચોપડેલી રોટલી નથી ખાતો આટલે હા હા હા શેઠ સાહેબ ભૂલ થઈ ગયા તો મારી થાળી આવી ગઈ નોકર એવા પણ શેઠ નું વાપરવાનો ઉપયોગ થાય એટલું ઉપયોગ કરી લો અને પાછું એક તો ઊભું જ હોય અગાઉ અગાઉ પૈસા ઉપાડ માગી રાખો આપણે આવા જ છીએ જો અને સતત પાછી એક નું એક પંચિંગ શેઠ સાહેબ પગાર વધારો શેઠ સાહેબ પગાર વધારો છે હવે આપણે આવા છે કેવા છીએ બોલો બોલો ધર્મ પાડવાની વાત આવે એટલે ગપચી મારીએ ધોન ભજન કીર્તન વાત આવે એટલે ગમે તે બાનો કાઢીને ગપચી મારી જાય જેટલો ઉપયોગ થાય એટલો ઠાકોરજી નો ઉપયોગ કરી લેવાનો દેવ મંદિર ઠાકોરજી સત્સંગ સાધુ ઉપયોગ કરી લો આખો દિવસ રેવાનું ખાવ ત્રણે દિવસ ઉતારા પાણી ચા પાણી નાસ્તા બધું કરવાનું જતી વખતે પછી ભેટ દેવી દેવાય નહીં પાંચ રૂપિયા ને પહોંચ પડાય આવજો અઢીસો રૂપિયા નું ખાઈ જાય ઉપયોગ કરી લ્યો આપે કશું નહિ તમે કોઈના ઘરે જાઓ તો ચા પાણી કર્યા હોય ને તો એના છોકરાના હાથમાં પાંચ રૂપિયા પચીસ રૂપિયા પણ દેવ મંદિર કોઈ પણ ધર્મ હોય ત્યાં આવો વિવેક કેટલા રાખતા એના કેવા સેવક થયા લે ભાગ ઉપયોગ કરી લ્યો વાસ જેટલો આવે એટલો ઉપયોગ કરી પણ એક વસ્તુ યાદ રાખજો ભક્તિ જોઈતી હોય તો પણ અને તમારા પરિવારમાં રોગાદી કે કરીને સુખી રહેવું હોય આવા દુખ ન લાવવા હોય તો ધર્માદાના કોઈ પણ સ્થાનો છે એનો પૈસો બહુ ભારે હોય છે પણ તમે જો પાણીનો પ્યાલો પીધો હોય ને તો રૂપિયો નાખી દેવો એ સુખ થવાનો અને ભક્તિ પામવાનો ઉપાય છે આપણું ત્યાં ચોપડે બોલવું જોઈએ પણ એ એનું આપણે ચોપડે ન બોલવું જોઈએ એટલે સેવક ખરા પણ લે ભાગુ બાકી નહીતર તો સ્વામી સેવક નો વાવ એટલે હનુમાનજી નો જેવો દાસ ભક્તિ છે એ સેવક છે પણ કેવા બિના મોલ કે ચેરો સુજી કે પૈસો લેવો નહી અને ચાકરી કરવી બોલો એવા નોકર ઉપર કયા શેઠ ને હેત ન થાય પગાર લેવાનો જ નહીં એક જ વસ્તુ છે બસ તમારી સેવા મળે શેઠ છે હનુમાનજી એ કોઈ પગાર બાંધો હતો પેલી તારીખે મહારાજામાં જરા પાંચ છૂટા કરી દેવાનો નહીતર પછી હું સીતાજી ને ખોજ અધ્ય મૂકી દઈશ નાટક ભજવાતું એક જગ્યા એ છે બાણ મારવાના હોય એકત્રીસ એકત્રીસ બાણ ઓરે તો રાવણ મરે નહી નાભીમાં માર્યું એને લઈને ચાવી નાખી દી આ તો નાટક કંપની મરે નહીં મારવો કેમ છેવટે ત્યાંથી ધીમેક બોલ્યા કે લા મરીજા આવે તું મરીજા મરે ક્યાંથી ત્રણ મહિના પગાર દે પછી મરું આ કોઈ બિના મોલ કે ચેરો નથી કોઈ પૈસો લેવો નહીં કઈ કરવી તમે જોતા હોય અને તમારી પત્ની હેઠો લઈને તમને આપે તમને એમાં કઈ આશ્ચર્ય ન થાય કોઈ દી એમ કીધું વાહ ધન્યવાદ છો કેમ તમારું ખાય છે કા તમે એનું ખાવ છો લે તો વ્યવહાર છે પરંતુ તમારો ટુઅલ પડી ગયો એમાં કોઈ અજાણ્યો નીકળ્યો એ ઉઠાવીને તમને આપે છે કેમ કઈ લેતો નથી ને નિષ્કામ સેવકો ઉપર એટલે જ ભગવાનને અને સમાજમાં બધાને પ્રેમ થાય છે એવો બીનો મોલ કે ચેરો દાસ ભક્તિ નિષ્કામ ભક્ત એવા તો ઊંચાય પોચાય એવું તો બહુ છે નહીં પણ એટલું તો કરીએ કે લે ભાગુ નોકર મટીને ખાનદાન નોકર થાય ખાનદાન નોકર કેવો હોય એક નગર શેઠે રાખ્યું પછી નગરસેઠ સમય ઉપર ફરવા આવ્યા ક્યારેક ક્યારેક આવે એમાં એને સાથે દોસ્તારો બધા હશે એટલે નગર શેઠે પેલા નોકર જે આંબાવાડિયાનું રક્ષણ કરતો હતો એને જા પાક્કામાં પાકી પણ મીઠા આંબાની કેરી એક ટોપલો વરીને લેતો હોય એટલે પેલો ટોપલો લઈને આવ્યો પણ જેવી સમારીને આપી તો કેરી મીઠીની ખાટી નીકળી એટલે શેઠા ખીજાઈ ગયા મૂર્ખા અહીંયા પણ આંબાવાડી સાચવે છે ને એટલી અકલ નથી કે કયા આંબાની કેરી મીઠી હોય એટલે પેલો નોકર રડવા માંડ્યો કે સાહેબ મને ખબર પડતી નથી કે કયા આંબાની કેરી મીઠી કારણ કે મેં ક્યારેય ચાખી નથી હે આંબાવાડી સાચવે એમાં તારે કેરી તો ખાવાની હોય જ એમાં તને કોણ મના કરે છે ના શેઠ સાહેબ હું સાચવા વાળો છું ખાવા વાળો નથી આ તો માલિક નું છે આ બધું મારા સ્વામી છે મારું કઈ નથી એવું માની ને ગ્રહસ્થાશ્રમમાં જીવે કે કોઈ જગ્યા એ જીવે તો એ ખાનદાન નોકર છે પગાર ભલે ને લઈએ आपे सा आपे पे नगर सेठ पी तो साने घेर करंडिया मोकले एने पेरी मोक लो ए मोक लो अपने जो स्वामी पोता ने सेवक मानता हो खानदान होते सत्संग घर में ठाकुर जी ने राखे कि जे पोते बधु सौपीए आए केम थाय અવસ્થા તો કાંઈ ભક્તિ આવતી જ નથી ભાઈ કામ મિત્ર માને મિત્રમાં શું છે સૌ પોતાના મિત્રને પાર્ટી આપે ખુશી હોય ને એટલે કે આવજો આજે ઘેર મારે પાર્ટી છે દોસ્તારો ને ભેગા કરે પછી ભલે એમાં કઈ અડાવળું થઈ જાય વાત જુદી છે પણ એટલે મિત્રનો સંબંધમાં એક જ વસ્તુ છે સુખમાં સામેલ કરવો જો ભગવાનને આપણે માન્યા હોય મિત્ર તરીકે તો એને તરત એમ થાય અત્યારે મારો મિત્ર ક્યાં છે અત્યારે ખૂબ આ છલકાઈ છે તો એને બોલાવું જરા પાર્ટી આપીએ આ સંપત્તિમાં શું પડી રહ્યાનો આનંદ છે સુખમાં ભાગીદાર બનાવે તો મિત્ર છે આપણે ક્યારે ઠાકોરજીને એવું કહ્યું ભગવાન હવે પૈસો ખૂબ ઉભરાય છે માગજો માગજો વાપરજો તમે નહીં વાપરો તો આવ મારા પ્રભુ આ મારા સુખમાં ભાગીદાર થાય પ્રાર્થના એવી રોજ થાય છે દુઃખમાં ભાગીદાર થાય સુખમાં ભાગીદાર થાય એવો ક્યારેય વિચાર આવતો નથી જામનગર કે મૂળીમાં એક સોની ભગત હતા તે ખૂબ કમાયા તો મંદિરે ઘનશ્યામ પાસે જઈને ઘનશ્યામ ને કે મહારાજ બહુ પૈસો આવ્યો છે એ કઈક માગો મોજ કરો અમે મિત્ર વર્ગો હોય એને પાર્ટી આપીએ તમે કઈક માગો આ મિત્ર ભાવ છે એવો જાળી પાસે ઉભો ઉભો માગે અને તમે સખા થઈને ક્યારેક માગો આપણે સુખ માં ભગવાનને કહીએ છીએ માગજો સાંભળતા જ નથી બહુ પૈસા ઉભરાય છે માગો માગો એનો એવો પ્રેમ ઘનશા મહારાજામાં હાથ લાંબા કર્યા બોલો જે મૂર્તિ બીજાને પથ્થર દેખાય છે આમ લાંબા કરીને કે જો આમાં કળા નથી બે કડા સોનાના બનાવીને લઈને અને ખરેખર પેલા સોની સરસ મજાના કિંમતી લાખ દોઢ લાખના કડા ઠાકોરજીને ધરાય આ મિત્ર ભાવ છે ઠાકોરજીને પિતા માને જેવી રીતે આજ્ઞાંત દીકરો બાપ પૂછ્યા વગર કાંઈ ન કરે એવો સંબંધ ઘરમાં છે બાપુજી બેઠા છે એવા માયના છે એવું માનતા નથી પરના બાપ ને હોય દીકરા ન હોય એ બાપુજી જોયે જ રાખતા હોય દાદા ખાચરે કોઈ દિવસ કીધું મારા મારા લગ્ન કરો પણ એની જાન પોતે જોડી આ દીકરો છે બાપ ની મિલકત છે આજ્ઞાંકિત દીકરાની જેમ વર્તે અને પાછું એવી રીતે ઘરમાં એવી રીતે મૂર્તિ હોય તો પણ એ ભાવથી જો સેવાતા હોય મારા બાપુજી બેઠા છે અને જેમ બાપુજીની મર્યાદા હોય એ મારી મર્યાદા જેમ એની આજ્ઞા માને એમ મૂર્તિની આજ્ઞા માને નામદેવજી ને બધા લોકો કીધું જાત્રાએ જઈએ છે તો આવો તો કે ઉભા રહ્યો હું મારા ઠાકોર ને પૂછતો આવું અને ઠાકોરજી પાસે ઉભા રહ્યા મહારાજ બધા જાત્રા એ જાય છે હું જાઉં એમ રજા દો તો જાઉં અને ઠાકોરજી કહ્યું જાઓ નામદેવ જાઓ આપણને ક્યારે મંદિર સિંહાસન રાખ્યું હોય ભાગ જો રહી ગયું હોય પણ એવું ક્યારેય રજા લઈને જાવું આવું એવો પ્રસંગ બને કોઈ સભ્ય તરીકે માન્યા જ નથી ઘરમાં બેઠા છે એમ રસોડ એક ખૂણે રાખ્યું હોય જ્યાં પેલા તેલ મરચાનો વઘાડ જાય ને ઠાકોરજી છીકું ખાઈ ખાઈ બહાર નીકળી જાય એવી જગ્યાએ રાખ્યો હોય કેમ આય કેમ રાખો હતો કે આમ પડે ને આમ દેખાડવામાં એમ ઠાકોરજી કઈ રહેતો જ અને વળી પાછા ઠાકોરજી નડતર કરવા બે સાઈડો છું આવો ભાવ છે સારો નથી કોઈ સંબંધ બાંધ્યો નથી ભાઈ વિચારવાની જરૂર છે મને આપડે તો સાંભળીને મૂકી દેવાના છે પછી આમને લાલે છે કારણ કે પાયામાંથી આપણે પહેલી વાત કરી કોઈ અસાધારણ પ્રેમ જોઈતો નથી એ તો પેટમાં કટાર માર્યા જેવું છે પછી આ બધું ક્યાં નાખવું સંસાર છૂટી જાય તો પછી બીજો છોડી નથી અરે પોતાને બાપ માને દીકરા ને દીકરો માને બોલો ગમે તે સંબંધ બાંધવાની છૂટ ઉના ગણેશ શેઠ એવા લખલોટ સંપત્તિ જુનાગઢના નવાબી રાજ એની બધી મહેસૂલ ઉના પંથકની ગણેશ શેઠ ઉઘરાવે જાહોલા થયા પછી તો બહુ મોટા સંઘ લઈને મહારાજને દર્શને આવતા જુનાગઢમાં રાધારામય દેવની મંદિરની પ્રતિષ્ઠા થઈ પછી મહારાજે સભા કરી જ્ઞાનોપદેશ કર્યો અને પછી જયારે પ્રથમ પૂજા એ ગણેશ શેઠે કરી એ એકવાર ગઢપુર ગયા મનમાં સંકલ્પ થાય કે સમૃદ્ધિ બહુ છે પણ દીકરો નથી મહારાજ દયા કરે ને એક દીકરો થાય તો વારસો કોણ સંભાળશે કે મહારાજે સભામાં શરૂ કર્યું એ ઘણા ગ્રહસ્થ એવા હોય છે ને હવે વિચાર આવતા હોય છે કે દીકરો હોય તો વારસો સંભાળે તે દીકરો સારો હોય તો વારસો સંભાળે નહીં તો ફૂંકી મારે મહારાજ કે અને વળી ઘણા એમ થાય કે એ તો આપણું ઘટ પણ પાળે ને સેવા કરે એ તો એવું બને દીકરો પેલા મરી જાય શું સેવા કરે માટે દીકરા કાય કઈ ગઢ પાડે ને દીકરા વારસો સંભાળે એવું નથી કેમ ગણેશ આવો ગણેશ હેપતા હા મહારાજ દીકરો જોયે છે ને બોલી જ ના શક્યા મહારાજ કે શેઠ દીકરો આપીએ મરી જાય એવો જોઈએ છે કે અમર રહે એવો જોઈએ છે એ મહારાજ હવે મને કઈ નથી સૂજ પડતી તમને ઠીક પડે એમ કરો પછી શ્રીજી મહારાજે પોતે જે બાળ મુકુન લાલજીની પૂજા કરતા એ મંગાવ્યા મૂળજી બ્રહ્મચારી પાસે હાથમાં લઈને ગણેશ શેઠ ને કહ્યું કે દીકરો તરીકે લીધા ગણેશ શેઠ બાપ થયા એને ચૂમી ભરી છાતીએ ઓળગાડી દીધા દીકરો છે આ અમારો દીકરો છે પણ ઉના આવ્યા અને ગણેશ શેઠની પેઢી હતી એ ઘરમાં લાલજી પધરાવી લાલજીને નામે પેઢી કરી નાખી લાલજી ગણેશની પેઢી અને તમામ સમૃદ્ધિ એ લાલજીને સોંપી દીધી મારો દીકરો છે મારો દીકરો હવે જીવંત દીકરો માનીને જે જીવતો હોય એને ઘરમાં એ ઠાકોરજીની સેવા કેવી થાય વાત્સલ્ય ભક્તિ છે વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં જે છે બાલ ભગવાનની સેવા કરવાની દીકરો છે આવો પ્રગટ ભાવ માની કોણ સેવા કરે કોણ સંબંધ માને છે જ્યાં સુધી આવું જ્યારે પસંદગીને રસ્તો ન લઈએ ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ થતો નથી ભલે ઠાકોરજીના દર્શન કરવા જઈએ ઠાકોરજીની માળા કરીએ અને ઘરમાં રાખીને સેવા કરી પતિ માને ગોપીઓ પતિમાયના છે પ્રેમાનંદ સામે શું માન્યું છે પતિમાયના છે અને હું એમની પત્ની છું આ ગોપીભાવ છે મીરાબાઈ પતિ માને છે ઠાકોરજીને આમ પતિ પત્નીનો સંબ એ શૃંગાર ભક્તિ છે મધુરા ભક્તિ છે કાંત ભક્તિ છે પણ એમાં આપણે વિવેકથી બોલીએ છીએ આ તમે બધા બેઠા છો એટલે કે ભાઈ ભગવાનની સાથે પતિ પત્નીનો સંબંધ એ ગોપી ભક્તિ છે પોતાને પત્ની માનવી ઠાકોરજીને પતિ માનવું પણ હકીકતમાં પતિ પત્નીના સંબંધને શાસ્ત્રોમાં વખાણ્યો નથી જ્યાં આ ગોપી ભાવની વાત છે મધુરા ભક્તિની ત્યાં પ્રેયસી પ્રિયતમાનો ભાવ પરણેલા પતિ પત્ની નો નહી પરિણામ પેલા જે ભાવ હોય ને પ્રૈસી નો ભાવ કોઈને ખબર ન પડે એને છૂપકે છૂપકે પતિ પત્ની તો જાહેર છે એ જે પ્રેસી નો ભાવ ન કોઈ સગાઈ નહીં કઈ વચ્ચન જેવો પ્રેમ કરવો પતિ પત્ની દાખલા શાસ્ત્રોમાં નથી અપાઈ બહુ સાચું છે ને અમે તમે જાણો છો પરિણામ પછી ક્યાં હોય છે પછી પ્રેમ પતિ નો અર્થ શું છે પ્રેમ જેનો પતિ ગયો એનું નામ પતિ એક જણો એની સુટકેશો ને ઘર ને વખરી કબાટ ને આ બધું ખોલી ને એમાં કઈ ખાખા ખોળા કરતો હતો તેની પત્નીએ કહ્યું કે તું ચકુ ક્યાર શું ગોતે છે આ બધું ઉખેડી નાખ્યું એ રેવા નથી દીધું હરખું આ ત્રણ દીએ હું કરી દેસ તને થયું છે શું આ બધું એટલે હું મેરેજ નું સર્ટિફિકેટ ગોતું છું આપણા લગ્ન નું તે લગ્ન થયા દસ વર્ષથી અત્યારે તારી એની શું જરૂર પડી હું એ જોઉં છું કે એક્સપાયરી ડેટ છે કે નહીં પરિણામ પછી પ્રેમ હોતો નથી એટલે પરિણામ પેલાનો જે ભાવ છે એ પ્રેસી નો ભાવેના આ જે ભાવ છે ને બહુ એમાં અમારે કહેવાય નહીં પણ એ મધુરાવતી છે રાધા ને કૃષ્ણના લગ્ન નથી પ્રૈસી ભાવ અને એ પ્રેમ જે હોય છે એવો ભગવાન પ્રેમ જોય તો પહેલી વાત એ કરી કે એવો નિશ્ચય કે એ આ છે અને એ ભાવ પ્રતિમામાં આવે કે એ આ છે જ્યારે દર્શન કરે સામે ઉભા એ આ છે અને એ પાછા કોણ છે એ મારા પિતા છે મારા પતિ છે મારા મિત્ર છે જે ભાવ હોય તે ત્યારે એને એ આનો સંબંધ પૂરો ગણાય પછી મહારાજે કહ્યું કે આસ્તિક જોઈએ एक तो ये भगवान है निश्चय बीजू अवक्रम जोजो बीज आस्तिकपणू तीजू मैं भगवान मैं ये गोलोक वैकुंडादिक पति है अनंत कोटी ब्रह्मांड पति है सर्वकर्ता है सर्व, सर्व अंतरियामी आव महिमा हो त्र मुद्दा बस हम विचारो तो खबर पड़े भाई कि आस्तिकपणू निश्चय पीछे मुक्यू આસ્તિકપણું કોને કહે આસ્તિક આપણે કોને કહીએ છીએ કે જે ભગવાનમાં માનતો હોય એને આસ્તિક કહેવાય અને જે ભગવાનમાં ન માનતો હોય એને નાસ્તિક કહેવાય હવે જે ભગવાનમાં માનતો જ ન હોય તો એને એ આની વાત જ ક્યાં છે એટલે પહેલાં તો આસ્તિકપણું પહેલાં મૂકવું જોઈએ કે જે ભગવાનમાં માને છે જે માનો છો એ આ છે એને શીખવાડાય तो हकीकत में आस्तिकपण पहला केव हो पाया क्रम जुदो घास्तिकता कोई कहे तब आस्तिकता नाश्टिक घा जाए तो निश्चय महिमा की वे आस्तिकपा स्थापन तो भगवान विषय असाधारण प्रेम था આ આપણી નાસ્તિકતા સમજવા માટે છે અને મહત્વની કડી છે કે એ આ થાય તોય નાસ્તિકતા હોય તો ભગવાનનો મહિમા હાથ ન આવે અને ભગવાનમાં હેત ન થાય આ આપણી બીમારીની જળ છે બીજી પેલા તો સંબંધ બાંધ્યો નથી બીજું આસ્તિકપણું શું છે નાસ્તિકપણું એ આપણે સમજ્યા નથી પણ પેલા નિશ્ચય પછી કહ્યું આસ્તિકપણું હવે આ તમને શું લાગે છે આપણે આસ્તિક છીએ કે નાસ્તિક આસ્તિક છો કે નાસ્તિક શું છું આસ્તિક છે તો તો પછી આ મુકવાની જરૂર નહોતી એટલે શ્રીજી મહારાજે મોટી ભૂલ કરી નાખી આપણે આસ્તિક નથી આપણે નાસ્તિકના પણ શીરો છે નાસ્તિકના જે હોય ઊંચી ક્વોલિટી જુઓ પ્રથમના ત્રેસઠમાં વચના મૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનની અષ્ટ પ્રકારની મૂર્તિઓ છે ધાતુ ની પાછાની માટીની સ્ફાટીક ચિત્રની એવી અષ્ટ પ્રકારની મૂર્તિ છે એમાં ભગવાન સાક્ષાત બિરાજમાન કરીને રહે છે એ પ્રતિમાની સાક્ષાત ભગવાન સમજીને જે મર્યાદા નથી રાખતો એ નાસ્તિક છે હવે બોલો ઘરમાં આપણે જે ઠાકોરજી હોય કે મંદિરમાં હોય દર્શન કરવા જતા હોય એમાં કેટલો આસ્તિક ભાવ છે બોલ હવે નાસ્તિક છે કે નહીં આપણું જે નાસ્તિક પણ છે ને એ હવે એ લેવાનું છે એ જયારે નીકળે ત્યાર પછી પ્રેમની વાત આવે છે ઘણા વર્ષ થઈ ગયું તો ગુલાબના મોટા મોટા હાર બનાવતા હતા એ પ્રસંગ મને ભૂલાતો નથી એ બે છોકરાઓ એવડો મોટો હાર બનાવ્યો ત્યારે પેલી ચિત્રપટની મોટી આપણે ઘનશ્યામ મહારાજની મૂર્તિ હતી બહુ ખાસ્સી મોટી અને ચિત્રપ્રતિ માં હું તમે જાણો છો ને પછી એમાં ખીલીઓના ઉપર હાર લટકાવીને બાંધીને ધરાવવાનો હોય આરસની મૂર્તિ ગળામાં પહેરાવાનો હોય પણ પેલી ને લટકાવતા હોય મોટી ખાંસી ઘનશ્યામ મહારાજની મૂર્તિ આ છોકરાએ બહુ મોટો હાર બનાવ્યો લગભગ એ હાર વજન ચાર પાંચ કિલોનો થાય એટલે એક છોકરો બોલ્યો કે તમે આટલો બધો વજનદાર હાર બનાવ્યો છે આ ઘનશ્યામ મહારાજ ભાર લાગશે આ શું તમે આ હળવો બનાવો ત્યાં એક છોકરો કે ત્યાં ક્યાં ઘનશ્યામ મહારાજ ઉપાડવો છે ત્યાં જઈને ખીલી ટાંગી દેવો એકનો આસ્તિક ભાવ છે બીજાનો નાસ્તિક ભાવ છે પૂજારી જે હોય ને એને જેટલો નાસ્તિક ભાવ આવે ને એવો દર્શનાર્થી ના આવે કારણ કે એને તો બધા મીણ ચોંટાડવાના ને ટાકણીઓ ઘોંચાડવાની હરિયા ગોંચાડી દેવાના ઠાકોરજી નામ કરી દેવા અંકોટ ધર્યો તમે કહો વાહ વા સારંગપુરનું તેરમું ને મધ્યના છઠ્ઠામાં શ્રીજી મહારાજે કહ્યું કે જેને શાસ્ત્રના વચન ની ન હોય એ નાસ્તિક છે જેને નારદ સુખ સંકાદિક મધ્યનું છઠ્ઠું નારદ સુખ સંકાદિક व्यास वाल्मीक न वचनों में जेने प्रती थी थी, विश्वास थी बोलो के आस थीक? आस थीक। सब कज है। जो एक जनो एक महात्मा गया महात्मा जी, बाप जी का आसो बापजी मैं उपदेश आपो ना महात्मा जी के शेना विषय મારે મારા કલ્યાણ માટે શું કરવું જ જોઈએ મહાત્માજી કહ્યું કે તમને ખબર નથી કે તમારે તમારા કલ્યાણ માટે શું કરવું જોઈએ અરે બાપજી અમે તો સંસારી અમને શું ખબર પડે આ બધા દ્રષ્ટાંતો જીવ સાથે આપણે મેળવીને સાંભળવાના છે અમે તો સંસારી અમને શું ખબર પડે કે અમારું કલ્યાણ કઈ રીતે થાય ને અમારે કલ્યાણ માટે શું કરવું જોઈએ સારું એ નથી ખબર તો કે તો તમે ક્યારે રામાયણ સાંભળ્યું છે હા બાપજી એમ તો મેં રામાયણ કથા સાંભળી છે ભાગવત કથા સાંભળી છે પણ તમે અમને કહો એમાં તો આવે જ છે અમારે શું કરવું જોઈએ કલ્યાણ માટે તમે અમને કહો કે મારે શું કરવું જોઈએ પેલા સાધુ બહુ સરસ જવાબ આવે આપડી નાસ્તિકતા ઉપર ઘા કે ભાઈ તુલસીદાસજી નું ન મનાયું વ્યાસજી નું ન મનાણું સુખદેવજીનું ન મનાણું હવે મારું ક્યાંથી મનાવાનું ચાથી જા અને બોલો આપણને મનાય શાસ્ત્ર તો વચનોને આપણે માનતા નથી તો કઈ રીતના આસ્તિક છીએ હજી હું આ ગમે એટલું બોલો તો એમ વિચાર ના આવે કે આપણે નાસ્તિક છે એ વાતમાં માલ નથી શાસ્ત્રના વચનમાં આસ્થા આટલું આટલું સાંભળીએ છતાં નાસ્તિકતા જતી નથી બોલો સીધું સાધુ તમે બધા આપણે એમ કહીએ કે આપણે શાસ્ત્ર માં માની છીએ એટલે આપણે આસ્તિક છે બહુ સારું શિક્ષાપત્રી આદિ શાસ્ત્રોમાં આપણને સ્પષ્ટપણે કહ્યું છે જોજુ ચોરી ન કરવી વ્યવિચાર ન કરવા વ્યસન ન રાખવા ખોટું ન બોલવું ખોટું ન કરવું ભ્રષ્ટાચાર ન કરવા લાંચ ન લેવી જે આવકો એમાંથી દશાંશ વિશાંશ અવશ્ય ધર્મ કાર્યમાં કાઢવો માતા પિતાની સેવા કરવી કોઈની નિંદા ન કરવી કોઈને માથે મિથ્યા કલંક ન દેવો બોલો હવે માનીએ છીએ આમાંથી બોલો એકાદું આવે બાકી તો કેટલું માનીએ છીએ પાઠ કરતા હોઈએ તો શું એટલે પ્રીતિ નથી થતી શાસ્ત્ર માં સડાબ જો આવે ને જો વાત લાગે તો આસ્તિક તો પ્રેમ થાય શ્રીજી મહારાજ એમને બોલ્યા નથી કે આસ્તિક પણ જોઈએ સાંભળીએ છીએ છતાં પણ આપણને આસ્થા જ બેસતી નથી બાપ દીકરો અને મહાત્મા એ કથામાં તો ગૌ માતા નો બહુ મહિમા કયો કે ગાયોમાં તો તેત્રીસ કરોડ દેવતાઓનો નિવાસ છે ગૌ દાન કરે ને ગૌ ની સેવા કરે ને તો ભાગવત ના સંહિતા પાઠ કરે એટલું પુણ્ય મળે અને કદાચ પાપ થઈ ગયા હોય નરકમાં જવાની વાત આવે તોય જોઈને ગાય ની સેવા કરી હોય તો રસ્તામાં એનું પૂછડું પકડીને વૈતરણી તરીને સ્વર્ગમાં ચાલ્યો જાય છે ગાયો ખુબ મહિમા છે ખુબ સેવા કૃષ્ણ પગે સેવા કરી છે અરે મહિમા ગાયો કીધો આડા પાડી દીધ અને પછી તો એ કથાપુરી થઈને બાપા દીકરાને કીધું તું દુકાને જા હું જરા ઘરે થઈને આવું છું છોકરો દુકાને ગયો અને આ બધા કરિયાણા વેપારી હોલ એમાં રસ્તા ઉપર ગાય દેખાણી છોકરા નથી ગાય દેખાણી એક મોટું તગારું લાવીને ઘઉ ચોખા જે કઈ હતું ને જઈને ગાય ને આમ રસ્તા વાંધો અર્ધું તગારું ઘઉ ચોખા આપ્યા ગાય ગાય તો બિચારી ખાવા માંડી એ તો નીકળી ભિક્ષા માટે એમાં એના બાપુજી આવ્યા ને એને આ જોયું તગારું ઓળખી જાય ને એલા આ તે શું કર્યું વાત આપણે કથા ને ક્યાં મૂકીએ છીએ એને પછી દુકાને ઘરે ક્યાંય લઈ જાતા નથી આસ્તિકતા આપણી આવી છે શાસ્ત્રો કહે છે બધા શાસ્ત્રો બોલે છે શું ભગવાન સત્ય છે જગત ખોટું છે બધા જ જગતના સ્વાર્થ સંબંધીઓ છે સ્વાર્થી છે જો કેટલું માનીએ છીએ એ બધા ખોટા છે સાચી મૂડી ભગવાનની છે દીકરા દીકરી ધન દોલત જે છે મહારાજ કહે એ તો સ્વપ્ન તુલ્ય છે સાચો તો આ કલ્પ ચિંતામણી જેવો સત્સંગ મેળ્યો એ જ છે જગત બધું સ્વાર્થી ખોટું છે બોલો થાય ખોટું ક્યાં બનાય છે એ તો પરમ સત્ય છે રામાનંદ સ્વામી ચાલ્યા જતા હતા એમાં એક સીમમાં એક ખેડૂત હાથી હાકતા સિદ્ધાર્થ રામાનંદ સ્વામી એની પાસે ગયા અને પેલા પટેલ પટેલ ભગવાન ભજશ્યો કે પછી આમને તરેલા તાણશો ક્યારે ભજ્યો અરે મહારાજ અત્યારે જો બોલો એમના મહ ને મૂકી સ્વામી સાથે ચાલી નીકળ્યા આસ્તિક છે બોલો આમ થાય જેને જેને જેને પ્રેમ થયા છે ને એને આટલી આસ્થાઓ એને જ થયા છે ઉમરે યમદંડ વાંચો જીવમાં ઓહોહો આવા જમના દુઃખ હોય અને ભગવાન સુખ જો અપાર હોય તો આપણે હવે સંસારમાં રહેવું નથી હવે આપણે યમદંડ વાંચો વાંચો વાંચો જ નહીં હોય પણ વાંચો એટલે પેલો પ્રશ્ન આવે આહ ચૌદ કરોડ જમ ની સેના પાડા ઉપર બેસીને આવે જીવને ખેંચીને લઈ જાય ઢસડીને લઈ જાય અને ત્યાં ઉકળતી તેલની કઢાઈઓમાં નાખે આ હા શાસ્ત્રીજી મહારાજ ને એમ થયું કે આવા ત્રાસને છૂટવા ભગવાન જ ઉપાય છે માટે ભજી લેવા આપણને શું થાય આવું જ કઈ વધતું છે ચૌદ કરોડ જમદૂત તે બધાની સોસાયટી કેવડી થાય ચૌદ કરોડ અને ઉકળતી તેલની કઢાઈઓમાં નાખે અહીંયા પાછેર ખાવા મળતું નથી હોજ ના હોજ ભે આવું તે હોતું હોય અને ચૌદ કરોડ જમતું ને પાડા ઉપર બેસીને આવે એટલે પાડા હોય ચૌદ કરોડ તો ભેંસું નહીં હોય અને આટલી જો ભેંસો હોય તો પછી એને દૂધનું શું કરતા હોય એ તું જાણથી જોઈ લેજે દૂધનું શું કરે છે એ દૂધનું શું કરે છે જોઈ લેજે તારું શું કરે છે જોઈ લેજે આસ્થા આવે બે પાંચ બેઠા ચર્ચામાં ચડી ગયા એક વડીલેતા ગાંધીજી એવું દેશનું ભલું કર્યું છે ને કે સ્વર્ગમાં જાય ત્યાં જોવાની ઉકળી પડ્યો કે જાતા હશે આ બધું જ અનામતનું હા લકડું છે ને એને નાખ્યું દલિતો ઉદ્ધાર કરો ફલાણા ઉદ્ધાર કરો આપણને તો સર્વને મારી નાખ્યા એ એક ડોહો ન આવ્યા હોત તો આપણે સુખી જતા એ તો નરકમાં જાય નરકમાં એવી ગરમ ચર્ચા ચર્ચી થઈને પેલા વડીલે કીધું મૂકી દો હવે પંચોતેર પહોંચવા આવ્યો બહુ જાજુ જીવવાનો નથી સ્વર્ગમાં જઈશ એટલે હું જોઈ લઈશ ગાંધીજી ત્યાં છે કે નહીં ત્યાં ઓલો જોવાની કે પણ ન્યા માનો કે ન હોય તો તો તું નરકમાં જઈને જોઈ જ લેજે ને દીકરા કારણ કે તું જે આવી મોટા પુરુષોમાં આવી બુદ્ધિ રાખે છે આપણને આ તર્ક થાય હા ન પડે તો એ મોટા પુરુષો નિષ્કુળાનંદ સ્વામી જેવા જે ગ્રંથ લખ્યા છે શું ભ્રમિત કરવા લખ્યા છે એવો વિચાર આવે નહી આજકાલ ઘણા લોકો બહુ તમને રિયલ વાત કરીતા ઉપર પ્રવચનો આપે જોર છે ઘણા છે એવા પણ પાછી એ જ ગ્રંથ ઉપર પ્રવચન આપે તમે નાસ્તિકતા જોજો અને સતત પાછું એવું કહે કે પુનર્જન્મ જેવું કશું નથી ભાગ્ય દુર્ભાગ્ય ને નસીબ એવું જે શીખવાડવામાં આવે છે નસીબ જેવું ભાગ્ય જેવું પ્રારબ્ધ જેવું કઈ નથી સ્વર્ગ ને નરક જેવી કોઈ ભૌગોલિક વ્યવસ્થા હોય શકે નહીં માટે જરૂર નથી જે છે એ પૃથ્વી ઉપર છે પછી એને આપણે કહીએ તમે જે કહો છો કે આવું કઈ નથી સ્વર્ગ નરક ધામ દિવ્ય નરકર બધે કઈ નથી પુનર્જન્મ આ ભાગ્ય નસીબ તમે ના પાડો છો પણ રામાયણમાં તો લખ્યું છે તો કે રામાયણમાં ભલે ને તુલસીદાસજીએ લખ્યું હોય તે એવું થોડું છે બધું તુલસીદાસજીનું આપણે માનવું જોઈએ આને શું કહેવાય નાસ્તિકતા એટલે આસ્તિકતા હોય શાસ્ત્ર અને મોટા પુરુષોના વચનમાં જેટલી આસ્થા એટલો જ ભગવાનનો મહિમા સમજાય કેમ જોજો હવે મહિમાની વાત આવે શ્રીજી મહારાજે કહ્યું કે મને મળ્યા ભગવાન કેવા છે गोलोक धाम धाम जो तो मानवाने आधार शास्त्रों ने आधार सतो न वचन ने आधार हमें आस्था સ્તિકતા કોને કહેવાયું તમને કહું જે બાબતનો આપણને અનુભવ હોય આસ્થા રાખવી એનું નામ આસ્તિકતા અમેરિકા તમે ન ગયા હો પણ જે ગયા હોય એનો જે અનુભવ હોય એની વાતમાં આપણે સ્વીકૃતિ કરવી એનું નામ આસ્તિકતા ભલે ગયા નથી પણ કોઈક તો ગયો છે ને હનુમાનજીની ટુકડી સીતાજીને ખોલતા ખોલતા દરિયા કિનારે આવ્યા આ બાજુ ખારો સાગર જેવું સંપાતિ છે પણ સંપાતિ એ પછી કહ્યું કે હું જોઉં છું સીતાજી લંકામાં અશોક વનમાં અશોક વૃક્ષ ને નીચે બેઠા છે આમાંથી જે સો જોજનો દરિયો ઓળંગીને જશે એ સીતાજીને મળી શકશે લો હું ઉડીને જઈ શકું એવી તાકાત નથી નહી તર હું હમણાં સમાચાર આપી શકું કારણ કે મારી પાંખો હવે અવસ્થાને લીધે બળી ગઈ છે એ બધાએ સ્વીકારી લીધું વાનરની દ્રષ્ટિ ટૂંકી છે ગીધની દ્રષ્ટિ દૂર છે એ ચારસો ગામ સુધી જોઈ શકે છે મતલબ શું છે જો એ લોકોએ આસ્થા ન મૂક્યો તો સીતાજીની મુલાકાત ન થાય એનો અર્થ શું છે કે આ દુનિયામાં ઘણું એવું બધું છે જે આપણને નથી દેખાતું પણ જેને દેખાય છે એમાં માનવું એનું નામ આસ્તિકતા છે એવું ઘણું છે બીજા જોઈ શકે છે અરે કૂતરો જે જોઈ શકે છે આપણને ક્યાં દેખાય આપણી પાસે ક્યાં છે એવી દ્રષ્ટિ કૂતરો જે સૂંઘી કોઈ માણસ રાજકોટ જાય તો પછી તમે એને શું ભલામણ કરતા જૂના જમાના વાત છે જયારે ફોન સિસ્ટમ નહોતી ત્યારની અત્યારે એમ કહ્યું ફોન કરજે નહીતર શું કેતા પહોંચી જાવ પછી કાગળ લખજે અને કાગળ આવે એટલે તમને શું થાય પેલો પહોંચી ગયો એ કાગળ કોનો છે પહોંચી ગયેલાનો એમ આ ભાઈ શાસ્ત્રો એટલે બીજું કશું નથી પહોંચી ગયેલાના કાગળો છે એ શાસ્ત્રો છે એ જે પહોંચી ગયા છે ને એને લખેલા કાગળો છે એ આ શાસ્ત્રો છે આપણે નથી પહોંચ્યા પણ કોઈક પહોંચી ગયો છે એમાં જે આસ્થા રાખવી એનું નામ આસ્તિકતા છે તો ભગવાન તો અનેક ધામના પતિ છે ધામ એટલે સુખ સુખ જ્યાં સુખ દરિયા દુઃખ નહીં જ્યાં લવલેશ ગુણાતીતાન અંદ સામે દ્રષ્ટાંત આપ્યું બિલકુલ ગામડો નહીં ભણેલો હોય કે અભણો હોય બધા સમજી શકે કે ભગવાનના ધામમાં અક્ષરધામમાં કેવું સુખ છે કે એની તો કોઈ વાત ન થાય પરંતુ એક દ્રષ્ટાંત કે મચ્છરિયું મૂત્ર સામીએ વાત કરી છે ઓહો આવું દ્રષ્ટાંત નતો વેદ ઉપનિષદમાં તમને ક્યાંય મળે નહીં અત્યાર સુધીની સંત પરંપરા વિશ્વમાં થશે કે થઈ ગઈ એમાંથી કોઈને આ દાખલો નહીં સુજે એવો ગુણા સ્વામી ગોતી અને બિલકુલ સાચો કે ભગવાનના ધામમાં એટલું બધું સુખ છે એમાંથી એક મચ્છરિયું મૂતરે એટલું સુખ છૂટ્યું પ્રકૃતિ પુરુષમાં ગયું જૈણ ઉડી એ પ્રધાન પુરુષના લોકમાં ગઈ સુખ ત્યાંથી વિરાટ પુરુષના લોકમાં જઈ ગઈ ત્યાંથી બ્રહ્માના લોકમાં ત્યાંથી ઇન્દ્રાદીપના લોકમાં ત્યાંથી આ પૃથ્વી ઉપર મચ્છર મૂત્રે એટલા સુખની જૈન ઉડી અને એ બધા મોટા રાજા મહારાજા નગરપતિ શેઠિયા એને ત્યાં પેલા જઈ ગઈ અને પછી જે જૈણ આવી નીચે બધે આવી એમાં આપણે બધા સુખી છીએ તો ભગવાનના ધામમાં કેટલું સુખ છે સ્વામી વિચાર કરો ઓ હવે આસ્થા હોય તો મનાય નહીતર પેલું એમ થાય કે પેલા મચ્છરિયાની ભગવાનના ધામના જે સુખ છે એ મૂળ કેન્દ્ર છે પણ મૂર્તિ કેન્દ્ર છે સુખ ધામને આધારે સુખ નથી એ સુખ કંદ શું છે ભગવાનની મૂર્તિને આધારે કોઈ જે ભૂમિ છે એને આધારે સુખ નથી સુખ નો મૂળ ભગવાનની મૂર્તિ છે એટલે આનંદ કંદ કહેવામાં આવે છે બસ સુખ સુખ આનંદ આનંદ ભર્યો છે આ શાસ્ત્રો કે છે અનુભવી સંતો કે છે એવી જયારે ભગવાનની મૂર્તિમાં સુખ મહિમા બુદ્ધિ થાય તો ભગવાનમાં અસાધારણ હેત થાય નાના સમઢિયાળા ગામ છે તો ત્યાં જયારે જોગી સામી પેલા ગુરુજી માન સામી ફરતા નાના સમઢિયાળા હતા તો જૂના જમાનામાં એ હતું ને સવારે સંતો વહેલા ઉઠીને આજુબાજુના ખેડૂતોની વાડીએ નાવા જવાનું હોય મંદિરોની સગવડતા હોય તો ત્યાં નાવાની સગવડતા હોતી નથી તો બધા સંતો વાડીઓમાં નાહવા જાય સવારે પણ એક દિવસીય માનસ સ્વામી જોગી સ્વામી અને ગુરુ થોડું શરીર એ થોડી નબળાઈ ગયો એટલે કે હું અહીંયા નાઈ લઈશ તમે બધા વાળીએ જાઓ અને બધા સંતો સાથે બે ચાર સંતો છે અને જોગી સ્વામી બધા નાહવા ગયા રોજ સ્વામી એટલે ગુરુ હાર્યો હોય એટલે એમના પહેલા જોગી સ્વામી ખૂબ સેવા કરે અને નવડાવે પછી પોતે નાય એટલે બધાને હારવારે પરવાની ને પછી ચાલ્યા આવે પણ આ દિવસે ગુરુ હતા ને પોતાને પોતાના પૂરતું જ દેહક્રિયા કરવાની હતી જલ્દી જલ્દી સ્નાદી કરી બેસી ગયા આ બાજુ તો રોજ ક્રમ પ્રમાણે ટેવ પડ્યો એટલે બધા સંતો નાઈ નીકળી ગયા સ્વામી ત્યાં રહી ગયા બધા મંદિરે આવ્યા કેટલી વાડીયા ઘી છેટી હોય ત્યાંથી મંદિરે આવે ત્યાંથી પૂજા થઈ ગયા ખાસો સમય વ્ય બધા પૂજા કરીને પછી ગુરુ ને પ્રણામ કરવા આવી રીતો હોય પણ આજે જોગી સામી કઈ દેખાણા નહીં એટલે માનસ સામી અકળાના જોગી કેમ દેખાતો નથી ક્યારે ખબર પડી વાળી લાકડી લઈને ઉભા થયા કે ચાલો હવે એક જણો મારી યાર આવો તો કે ના સ્વામી તમે બેસો અમે લઈ આવીએ તો ના મારે જ છે એને ગોતો અને પછી માનસ સ્વામી સાધુ ટેકો લઈ ને વાળીએ વાડી ક્યાં આવ્યા ત્યાં તો નવ દસ વાગ્યા નો સમય થયો આવીને જોયું ત્યાં આનંદકંદ મૂર્તિ છે એ મહિમા જેને સમજાય એને મૂર્તિ માં હેત થાય માનસવામી જોઈ રહ્યા સ્વામી પોતાનો પ્રભાવ વાપરો સ્વામી ધ્યાન તૂટ્યું આંખ ખોલી તો જોયું તો બહુ ચડી ગયો અને સામેને ગુરુ ગોતવા આવ્યા છે એટલે સ્વામીને અફસોસ છો દોડીને પગમાં પડ્યા સ્વામી હું ધ્યાન કરવા રહ્યો ને એમાં મને ધ્યાન રહ્યું નહીં અને મોડું થઈ ગયું માનદ સામી કે અરે જોગી તને જેવું ધ્યાન રહ્યું ને એવું તો કોઈને રહેતું નથી સુખ હશે તો ને પણ એ આપણને મનાતું નથી એટલા માટે પાંચેય મિનિટ બેસાતું નથી પાંચ માનસી પૂજા સરખી થતી નથી કારણ કે સુખ બીજે માન્યું એટલા માટે બીજે માનવું છે કે શાસ્ત્રોમાં આસ્થા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે ભગવાન અનંતકોટી બ્રહ્માંડના પતિ એક મોટો કંપની માલિક હોય ને તોય આપણને એમ થાય ઓ હો હોળી મોટી આ મિત્તલ તો હું કેવાય વાત મૂકી દઉં આ સેલર ખરીદી આમ કરી નાખે તે કેટલો મહિમા ભાઈ મારી પાસે એક જ ગુણગાન ગાવાનું કે મિતલ અને મિતલ મેટલા ટકા ભણ્યો થાય આપણે શું લેવા દેવા પણ કેટલો મહિમા એક આગા રાજા મુખ્યમંત્રી હોય તો એનો મહિમા વડાપ્રધાન કેટલો મહિમા રાષ્ટ્રપતિ કેટલો મહિમા આખી પૃથ્વીનો તો કોઈ રાજા છે ને એ હોય તો એની કેટલો મહિમા થાય ઓહો શાહી મહિમા કહેવાય તો આવો તો પૃથ્વી લોક એ ચૌદ લોક નો એક બ્રહ્માંડ એનો એક લોક કોઈ ગણતરી નહીં એવા ચૌદ લોક બ્રહ્માંડો અનંત બ્રહ્માંડો એનો ધણી આપણને જેને ભજીએ છીએ એ છે જો વિચારે તો મહિમા આવે નહીતર મહિમા સમજાય પણ આજે તમને એક વાત કહું હમણાં ઘણા બહુ સર્વોપરીની વાતો કરાય તો બરાબર છે પણ એમાં ઓવર ભ્યા જાય છે ને જે અતિ પડતા વિ લોકો વળી એવું કેવા માંડ્યા છે કે આપણે આપણા ઈષ્ટદેવને અનંત કોટી બ્રહ્માંડના પતિ ન કહેવાય અહિયાં શ્રીજી મારા શું કે છે આ જ કે અને ઠેર ઠેર વચનામૃત આવે મહિમાની વાત આવે ત્યાં કે ભગવાનને કેવા જાણવા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે તો આ આવે અમુક લોકો આવી વાતો કરે છે કે આપણા ઈષ્ટને એમ ન કહેવાય કે અનંતકોટી બ્રહ્માંડના પતિ છે એ તો અપમાન કર્યું કેવાય કેમ ભાઈ અપમાન તો કે આ બ્રહ્માંડ એટલે માટી નો ઘડો એ તો કુંભાર થયો તો કુંભાર ને જે માટી પુરુષોત્તમ ઘડાઓથી મોટપ છે એ તો અનંત કોટી મુક્ત પતિ છે એમ કહો તો એનો મહિમા છે બાકી અનંતકોટી બ્રહ્માંડના પતિ કયો એ તો કુંભાર જેવો અપમાન થયું લ્યો અને હવે બેઠા છે એ આમ તાળ્યું કરતા છે ને ભગવાન વા વાહ શું વાત કરી દીધી શું વાત કરી દીદી પણ એને ખબર નથી મૂર્ખાઓને કે પોતાના ઈષ્ટદેવના જીવ ઉપર પગ મૂકીએ છીએ જેને આટલું નાક ન હોય એ નકતાને શું કેવું એમ તમે કહો કે આમાં પોતાના બાપના વચનો ઉપર પગ મૂકીએ પણ એ એવી વાતો કરીને કરવાનું શું છે કે સર્વોપરીને કઈ લેવા દેવા નથી હોતી હું સર્વોપરી છું મારી પાસે જે સમજણ છે ને એ તમને બીજે ક્યાંય નહીં મળે એ તમે સમજો એ સર્વોપરી પણ કેવું છે અનંતકોટી બ્રહ્માંડના પતિ ભાઈ અનંતકોટી મુક્તોના પતિ તો પ્રલયાવસ્થામાં પણ હતા ભગવાન અખંડ હોય છે પણ બ્રહ્માંડોનું સર્જન કરવાનો વેદો પ્રાર્થના કરે છે ભગવાને કે પ્રભુ તમે સર્જન લીલા કરો સૃષ્ટિનો વિસ્તાર કરો કેમ તો એનાથી આપના ઐશ્વર્યનો વિસ્તાર થાય આપણા ગુણો કલ્યાણકારી એનો વિસ્તાર થાય આપણા સામર્થ્યનો શક્તિનો વિસ્તાર થાય તો અમે એના ગુણ ગાઈએ જેથી કરીને પામરજીવો પણ આપને ઓળખી શકે આપનો મહિમા અને આપને પામી શકે માટે આપ સૃષ્ટિનું સર્જન કરો તમે એમ કોઈ કહો કે આ રસોઈ છો ને એની રસોઈ એટલે તોડી નાખી એવી ઘણી બેઠો જ રીતે કંઈ બનાવે નહીં તો પણ એકાદી આઈટમ બનાવે પછી તમે મોડામાં મૂકો ઓહો સૂતર ફીણી એટલે કહેવું પડે ભાઈ આવીને બધા હેન્ડશેક કરી જાય ગજબ કર્યો પણ આવી તો કોઈ દેખાતી નથી આવો તો ચૂરમાન લાડુ કોઈ દીખાડો નથી આવો બટેટાવાળો તો કોઈ દેખાડો નથી ક્યારે કાંઈક કર્યું ત્યારે એમ ભગવાન પોતાના દિવ્ય તખતમાં તમામ મહિમા સમેટીને બેઠો છે પણ એ કાંઈક જો વિસ્તાર કરે લીલાનો તો મહિમાની પ્રતીતિ હા એ ખરેખર છે એવા છે એટલે બ્રહ્માંડો નું સર્જન કરવું અને અંતકોટી બ્રહ્માંડના પતિ કેવાય એ તો પોતાના ઈષ્ટદેવ ના મહિમાનો વિસ્તારનું કથન છે એને આ ડા એમ કે બોલાય નહીં જેને હગી આંખે કેમ જોઈ આવ્યા હોય માટીનો ઘડો છે બ્રહ્માંડ હું એમ કઉ તમારી પાસે ખાલી માટીનો ઘડો હોય તો આખી સોસાયટી તમારા ગુણ ગાય અમારી બાજુમાં ચક્કુવાઈ રે છે એની પાસે માટીનો ઘડો છે છાપામાં દિવ્ય ભાસ્કરમાં મોટા લેખ આવે માટીનો ઘડો છે અમારા પાડોશમાં ચક્કુવાઈ રે છે એની પાસે માટીનો ગળો છે લેખ આવે પણ એ ઘડો મથોમાં સોના ચાંદી હીરા માણે પુખરાજ અને કરોડોના રત્નોથી ભરેલો હોય તો પેપરમાં આવે કે નહીં વાત બદલી ગઈ ઘડો તેનો એ જ મથોમાં ભરેલો જ એમ આ બ્રહ્માંડને તમે ઘડો કયો છો પણ એટલું સમજી રાખો ઘડો ખાલી નથી એ અનેક દિવ્ય વિભૂતિઓથી લોકોથી ભરેલો સમૃદ્ધથી ભરેલો અનંત મુક્તોથી ભરેલો અનંત જીવાત્માઓથી ભરેલો દેવતાઓથી ભરેલો અરે જ્યાં ભગવાને પોતે અવતાર ધારીને પગલાં પાડ્યા છે એ દિવ્ય ભૂમિઓથી ભરેલો એમની પધરાવેલી મૂર્તિઓથી ભરેલો દિવ્ય શાસ્ત્રોથી ભરેલો દિવ્ય મંત્રોથી ભરેલો આ ઘડો છે જેની કોઈ કિંમત ન થાય ખાલી ઘડો નથી અને એ બ્રહ્માંડનો આ દિવ્ય વિભૂતિ કરતા છે ત્યારે મહિમા અને આ જે પૃથ્વીમાં એક રહસ્ય નથી કોઈ એક પણ અણુ આપણે પાર પામી શકતા નથી તો એનો મહિમાનો પાર ક્યાંથી આ તમે વિચાર કરો જ્યારે જ્યારે વિદેશ ઓસ્ટ્રેલિયાની અંદર શિયાળો વિદેશોમાં બેસે બરફ પડવા માંડે તો હજારો માઇલ દૂરથી પક્ષીઓ સફર કરી અને નળ સરોવરમાં ઉતરે એની પાસે હોકા યંત્ર છે એની પાસે કોઈ મેપ છે એને આ નળ સરોવર જળી કેમ જાય છે એક ભગવાનનું બનાવેલું પક્ષીનું એ જાયબાજુ હતા નહીં કેવો કરતા છે એનાથી વિશેષ આશ્ચર્ય તો એ છે ભાઈ ગમે તેવું ગમે તેવું પ્લેન બનાવો પણ એને પેટ્રોલ ભરવું પડે આ હજારો માઇલથી ત્યાંથી ઉડ્યા નીચે તો હજારો માઇલ વેરાન ખારો ધૂધવા દરિયો છે ક્યાંય ઉતરી શકાય એવું નથી ખાધા પીધા ને થાક્યા વગર વિસામો લીધા વગર આ પક્ષીઓ ઉડીને નળ આવે છે એનો કોઈ શું રહસ્ય છે કોઈ ઉકેલી નથી શકતા કેમ આવતા છે ક્યાંથી શક્તિ કાઢે છે સાવ એમને ભૂખ્યા અને સીધી લાઈનમાં સતત કોણ ઉડી શકે તમે વિચારો અધ ધ થઈ જાય બ્રહ્માંડાધીશ નો એ કરતા નો મહિમા છે આમાં વચના વર્તમાં મહારાજે એમ કહ્યું કે એને સર્વ કરતા જાણે પણ કાળને માયા ત્રણ ગુણ ને ચોવીસ બ્રહ્માદિક દેવતાઓને સ્વભાવને પ્રકૃતિને કોઈને કરતા માને જોકે એનો વિસ્તાર તો ઘણો છે પણ હું એમ અહીં કહું કે એક દ્રષ્ટિએ બ્રહ્માંડના સર્જનમાં કાળનું પણ કરતૃત્વ છે માયાનું પણ કરતૃત્વ છે ત્રણ ગુણનું પણ કરતૃત્વ છે ચોવીસ ગુણનું પણ કરતૃત્વ છે બ્રહ્માદિક દેવતાઓનું પણ કર્તૃત્વ છે સ્વભાવનું પણ કરતૃત્વ છે બધાનું કર્તૃત્વ છે અરે આ સર્જન સૃષ્ટિમાં માણસનું પણ કરતૃત્વ છે પરંતુ એટલું જ શીખી રાખવાનું કે એ બધા પરતંત્ર કરતા છે સ્વતંત્ર કરતા નથી એ જે પરા પુરુષોત્તમ છે એની સત્તાથી આ બધા કાર્યો કરે છે બસ એટલી સમજમાં સર્વ ભાવ રહેલો છે કે એ સર્વ છે આપણે ત્યાં તલાટી છે ને એ પણ કઈક કામ કરે છે મામલતદારે કંઈક કામ કરે છે કલેક્ટરે કંઈક કરે છે મંત્રી કામ કરે છે મુખ્યમંત્રી કરે છે વડાપ્રધાન પણ કરે છે રાષ્ટ્રપતિ કંઈક કરે છે પણ કોઈ એમ માને કે ભાઈ તલાટી છે ને એ સર્વમ સર્વ છે બસ અમારે તમારા માટે બરાબર છે તમારા બધા કાગળો પતાવી દેતો છે પણ એના ઉપર કેટલા છે એટલે જો એમ માને કે બસ આનાથી કોઈ ઉપર નથી તો વ્યવહારમાં તો બહુ ખોટ ન જાય પણ મોક્ષ માર્ગમાં જબરી ખોટ જાય કારણ કે એ પરમ તત્વ છે છૂટી ગયું એટલે અનંતકોટિ બ્રહ્માંડના પતિ ને અનંતકોટી બ્રહ્માંડ નો કરતા અને પાછો આ કુંભાર ઘડો બનાવે ને તો એ ઘડામાં પાછો કુંભાર સમાય નથી જાતો કુંભાર તો કુંભાર જ રે છે અલગ રે છે પણ એ સૃષ્ટિ કરતા પરમાત્મા અનંત કોટી છે મથો મથ ભરેલા બનાવે છે ઈશ્વરો છે અણુ અણુ મારી પાછો સમાય છે લો આ બ્રહ્માંડના ઘડાનો મહિમા છે અન્વય વ્યતિરેક શક્તિ જુઓ કે એક અણુ એના વગર ખાલી નહીં એની જાણ બારું નહીં અનંત જીવો જ ગણી લ્યો ને તમે બધા જીવનું જુગ જુગનું એને જ્ઞાન છે એ મહિમા બનાવ દર્શાવતું બ્રહ્માંડનું સર્જન છે એને શેખ ચેલિ જેમ કાઢી નાખે તો ઘડો કહેવાય એની તાકાત જુઓ અંતર્યામી શક્તિ જુઓ તમે અનંત અનંત અવતારોનું જીવો જેટલા જન્મ ધર્યા બધા એકને ખ્યાલ છે બાકી આપણી સ્મૃતિ શક્તિ જુઓ એક જણો ડોક્ટર પાસે આવ્યો ડોક્ટર કે આવે બેસો શું છે ભાઈ તો કે સાહેબ મને કાઈ પણ વસ્તુ હોય ને એ એકાદ સેકન્ડ ને બે આમ થાય ત્યાં હું પાછું ભૂલી જાવ છું આવું મને દરજ્જ થયું છે ડૉક્ટર કે તમને આજે કઈ તકલીફ કઈ આ તમે હમણાં કેતા હમણાં હું કેતો જા ત્યાં બીજું આવ્યું કે ડોક્ટર સાહેબ મને કઈ પણ વસ્તુ હોય ને મને એક મિનિટ તો માંડ માંડ યાદ રે છે યાદ નથી રેતું તમે જોજો આ કથા પૂરી થાય ને પછી એમ પૂછો શું આવ્યું અરે બહુ સારું હારું આવ્યું પણ શું આવ્યું અરે કઈ સમજાય નઈ એવું જ આવ્યું પણ વાત શું વચનામૃત ઉપર જ હતું પણ શું વાત આવી સર્વ કરતા સર્વ નો પતિ અને અંતર્યામી એવો કોણ છે ને આ છે જેને હું ઉપાસ છું એ જે અંતર્યામી હોય પાછો સર્વ સમર્થ એની પાછળ ખોટ શું હોય આપણી તકલીફ મોટા મોટી એ છે ને આ જગતમાં મન કોઈ સમજતું નથી સૌને એમ જો ઘરમાં બધા એકબીજાની એમ જ છે મન કોઈ સમજતું નથી ક્યાંથી સમજે અંતર્યામી કોઈ છે નહી તો ભગવાન જ એક એવું તત્વ છે કે આપણે બરાબર સમજે છે કેમ સર્વાંતર્યામી છે અને આપણા ભાવને સમજે છે આપણી અપેક્ષાઓને સમજે છે પાછો કરવા સમર્થ છે ઘણા આપણી વાત સમજી જતા પણ કરી શકે શું કરી દે સર્વ છે એવું જ્યારે સમજાય જાય ત્યારે ભગવાનને વળગાય જેવી રીતે પેલા રૂપિયામાં સર્વસમર્થપણું સમજાણું છે એમ સમજાય ત્યારે ભગવાનમાં અસાધારણ પ્રેમ થાય હવે એક પ્રશ્ન પૂછ્યું આપણે જેને ભજીએ છીએ એ નિશ્ચિત ભગવાન છે એમ તેમ માનો છો એ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અનંત ધામના પતિ અને કરતા હર્તા અંતર્યામી છે એમ માનો છો માનો છો તો અસાધારણ પ્રેમ છે એ પ્રામાણિક મુક્તાનંદ પ્રશ્ન પૂછ્યોનંદ સ્વામીના જેટલા પ્રશ્નો છે ને તેને ખાલી અને વાંચી ને તો આંખમાં પાણી આવી જાય કે આ સ્વામીએ શું ગજબ કરી છે પોતાના કોઈ પ્રશ્નો નહીં અને મુમુક્ષોના એક એક પ્રશ્નો છોડ્યા નહીં ઓહો એમણે તરત મહારાજને કીધું મહારાજ આવો મહિમા જાણતો હોય તો એ અસાધારણ પ્રેમ ન હોય એનું કારણ શું છે બોલો બોલો દાદ દેવી પડે આ પ્રશ્ન નાયું આપું આ વિચાર્યું પછી મેં કીધું સ્વામીને આ કારણ કે આપણી જ મનોદશા છે આપણે આખો દિવસે એ જ કહે છે કે ભગવાન સ્વામીના સર્વ છે અનપડે ભ્રમણના પતિ છે હમણાં ન કીધું એમ ઓવર વેગ લઈ વાતું છે પણ અસાધારણ પ્રેમ થઈ જવો તો નથી મહારાજે પણ જવાબ આપ્યો જુઓ એક એક આ ભાઈ મીઠાસ ને રસ ની વાત છે સમજદારી ની વાત છે સ્વામી જો આવો મહિમા અસાધારણ ભગવાન હોય એટલે આપણે ગપુ મારી શકીએ કે ભાઈ અમે તો જાણીએ છીએ તો પછી પ્રેમ કેમ નથી એ મહારાજે કીધું ને ખબર ન હોય આપણને બાકી હોય જ ને આ તમને વિચાર નહીં આવ્યો પણ હું તમને શીખવાડું તમને આ આ ગપુ મારવા જેવું બહુ આસાન છે ગમે એને કોઈ પણ હોય ને આવું આપણને ખબર ન હોય પ્રેમ ન હોય આમાં લખ્યું છે જો પણ હું ઈમાનદારી થી કે એટલો તો ખ્યાલ છે સાધારણ પ્રેમ નથી એટલો તો સ્વીકારો છો ને તો આગળ વાત હાલે સમજીએ છીએ કે આ સર્વ સુખના ધામ છે અનંતકોડી બ્રહ્માંડ નો પતિ છે સર્વાંતર યામી છે સુખ સુખનો દરિયો છે અને એ આ છે એમ જાણીએ છે તો પણ પ્રેમ થતો નથી સીધી સાદી વાત હું પૂછું આ પાડવાની હોય અને એટલે જવાબ આપવાનો આ તો તમારે પાડવી જ પૈસો છે એનાથી બધું જ થાય છે અને જેની પાસે પચીસ કરોડ હોય એની પાસે શું નથી એ પૈસાથી ધારું કરી શકે खरीद न करोड़ो रूपया पावर नहीं पैसा नो महिमा भिखारी हो ये जाने की ना ये भिखारी टाइक थे हाली के પૈસા ન મહિમા એ બરાબર જાણે પેલો તવંગર જાણે છે એટલો જ ભિખારી પણ એ ભિખારી ખોખારો ખાઈ નથી શકતો એક દરબાર બીમાર થઈ ગયા તો ડોક્ટર પાસે ગયા ડોક્ટરે તપાસી કીધું ડોક્ટર આ બિચારા દરબાર તો વ્યસન બધું વહી હોય ખગડી ગયા હોય એટલે પછી ડોક્ટરે પૂછ્યું કે પણ એ ગરીબ રાખ ભિખારી પૈસાનો યથાર્થ કદાચ આપણા કરતા વિશેષ તવંગર કરતા એક રૂપિયાનો પણ કેટલો મહિમાથી ભિખારી જાણે છે એક રૂપિયાનો પણ એ ખોંખારો ખાઈ નથી શકતો કેમ એના પાછળ આવો મોટો છે પણ આપણા કટોરામા નું કાંઈ નથી એ પેલા ભિખારીની જેમ રૂપિયાનો મહિમા જાણીએ છીએ પણ કટોરામાં નથી કટોરામાં ક્યારે આવે એ પેલો ભિખારી કઈક મહેનત કરે કઈક લોટરી લાગી જાય ભીપાન આજુબાજુ સોસાયટી નો રોજ લોટરી જ લીધે ટિકિટો રૂપિયા રૂપિયા લોટરી ટિકિટ લીધે જ રાખે હવે એમાં તો રૂપિયા જાય અને એને કઈ લાગી નતી એટલે પૂછ્યું એક કે ભાઈ તું આ રોજ રોજ લોટરી શું ખરીદ્યા કરે છે નકામો રૂપિયા રૂપિયો રૂપિયો નાખ્યા જ કરે ભીખુદાન બોને સમજાય અમારી જેવા ગરીબને લાખો પતિ રાતોરાત થવાનો આ સિવાય બીજો કોઈ રસ્તો ખરો તમે વાત જુઓ આ સિવાય અમારે બીજો કોઈ રસ્તો ખરો ગઝલ એમ એવા કદાચ લોટરી લાગી જાય કબાડી લાગીને વાળા કરોડ ની લોટરી લાગી હું છાપામાં એમ ભિખારી જો કરોડો આવી જાય એના તાંસળામાં તો ટાઈટ થઈ જાય તો ખોખારો ખાય એમ આપણે જાણીએ છીએ રૂપિયાનો મહિમા કટોરામાં નથી પણ કટોરો ભરાય ક્યારે કે જ્યારે જીવ લઈને જ્યારે ભજન કરીએ જીવ લઈને જ્યારે ધર્મ પાળીએ સદાચાર પાળીએ ઉપાસના કરીએ એટલું જ વ્ર તજન કરીએ ત્યારે કટોરો ભરાય એ ભરાય પછી ખોંખારો આવે એ વગર મરી જાવ બધું જ વાંચ્યા શબ્દાર્થ ભજન અને આજ્ઞાની ઉપાસના ગુણાતિત્તાનંદ સ્વામી કહે છે જેટલું ભજન કરે અને જેટલી આજ્ઞા પાળે ધર્મમાં રહે એ ખોખારો ખાય એને પછી એના કટોરામાં માલ ભર્યો છે ભાઈ શું થાય એને પછી ખાલી બોલવા જેવું નથી એનું કારણ છે ભજન ભરપૂર નથી ધર્મશીલન ભરપૂર નથી સદાચાર ભરપૂર નથી એટલે વચનઆત્મા શ્રીજી મહારાજે કહ્યું ને શાસ્ત્રના જ્ઞાતાઓ બધું જાણે છે પણ કામ કરો લોભ માથું ઊંચું કરવા દેતા નથી એટલે એ કઈ ભક્તિ પામતા નથી ભજન કરીએ તો પ્રગટ થાય અને હું રાક નથી લાગે એટલે તરત ખોખારો કહે હું તમારી જેવો નથી માલ આવી ગયો ને અને એવો માલ આવે પછી જે આપણે જે સમજ્યાતા ને એનો ખોંખારો કેવો હોય તમે જોઈજો આ ઈસ્કોન ના પ્રભુપાદ સામી હરે કૃષ્ણ મુવમેન્ટ કેવી સમજણ હોય છે કટોરો ભરાયા પછી જ આવે બાકી તો બધું ગમે એટલું કરીએ વાત પૂરી ઈસ્કોન ના પ્રભુપાત સામી પંચોતેર વર્ષની ઉંમર શરીર વ્રદ્ધ થઈ ગયું છે લાકડીને ટેકે માણસ ચાલે છે અને મુંબઈ પહોંચ્યા એકલા પેરેલા એક જોડી કપડા અને એક થેલો એમાં ગીતાનો કૃષ્ણની મૂર્તિ અને એક મંજીરા બાકી કઈ નહીં ત્યાં એક જે આ જહાજોને કાર્ગોનું બધા કરતા હોય સફર બધા માલસામાનની એમનું નામ સાંભળ્યું છે ત્યાં જઈને બેઠા વાત કરી મારે અમેરિકા જાઉં છે અરે અરે બાબા આ તમે શું વાત કરો છો તમારી ઉંમર થઈ ગઈ કથળી ગયા તમે અમેરિકાની શું વાત કરો કેવી રીતે જવાય ત્યાં જઈને તમે શું કરો તમારી પાસે કાંઈ છે મારી પાસે કૃષ્ણ છે મારી કૃષ્ણની સંપદા એ જ મારી સંપદા છે મારી પાસે બીજું કાંઈ તમે જુઓ એવું કાંઈ બાબા પણ એ એ ભાવનાની વાતમાં ચાલે પણ તમારી પાસે હોય નહીં તો તમે શું કરો ના હું તમને કઉ છું મન તમે જમા તમારા જહાજમાં બેસાડી દો હું ઉતરી પછી મારું જે થાય હું ફોડી લઈશ પણ અમને ચિંતા તો થાય ને તમને ઉતારી નાખ્યા પછી તમારી ચિંતા મૂકી દેવાની મને ચિંતા નથી તમે શું કામ ચિંતા કરો છો એ ક્યાં બળથી કટોરો ભરેલો છે ને એક દિવસ તો આમ કાઢી જોઈએ એક દિવસ કટોરો ખાલી છે આનો કટોરો ભરેલો છે આપણે જોગી સામે જેમ લંડનની સભામાં એમ બોલ્યા કે અમે અમારા રોમ રોમમાં શ્રીજી મહારાજ ભર્યા છે પેલા લોકો સારું જહાજને કેબિન આપી દીધી દૂધ ફળ ફૂલ ઉતરી ગયા અમેરિકા કઈ હતું તો નહીં કોઈ મિત્ર સ્વજન ઓળખીતું નતું વર્ષો પેલાની વાત છે ભાઈ આજે તો કોઈક ઇન્ડિયન મળી જાય ત્યારે કોઈ નહોતા ઉતરીને સીધો એક બગીચો હતો ત્યાં જઈને બેસી થેલીમાંથી મંજીરાની જોડી કાઢી અને હરે વાળા તો જે રીતે મજાથી આમ ધૂન કરતા હોય છે હરે રામ રામ રામ રામ એ મજાની વાત હોય છે અને તલ્લીન બનીને ધૂન બોલે છે અને જર્જર જર્જર આંખમાંથી આંસુઓ જાય અસાધારણ પ્રેમ હવે થાય કટોરો ભરેલો છે ત્યારે થાય આંખો બંધ છે કેટલો સમય ગયો એને ખબર નથી કેટલો સમય ગયો એ બધા અમેરિકન દોડિયાઓ બધા એ ચારે બાજુ ટોળું વળી ગયા આ કોણ છે માથે મુંડન ભગવા કપડા મોટું લાંબુ તીલું વિચિત્ર વેશ અને આ આવું તો કોઈ દી જોયું ને કે આ વગાડે અને ભજન કઈક બોલે છે શું બોલે છે એ જ ખબર નથી કલાકો પછી જ્યારે એમને આંખ ખોલી ત્યારે ઓલા લોકોએ પૂછ્યું કે તમે કોણ છો ક્યાંથી આવો છો તમે શું કરો છો અને આ શું કરતા હતા ત્યારે પ્રભુ સત્તા સ્વામીએ એમને થોડી પોતાની માહિતી આપી અને તુરંત કૃષ્ણની કથા કહી હું તો કૃષ્ણનું કીર્તન કરતો હતો કોણ છે બેસો ઇંગ્લિશ પાવરફુલ आना जिष्य जो खाका विश्व में हरे कृष्ण मुवमेंट अबजो संपत्ति मंजीरा जोड़ी कृष्ण मरी संपदा आनन्तपोटी ब्रह्मांड ना पति महिमा थाय अंतरियामी जाने अंतरियामी जाने को कहवा अंदर बाहर भूं घाट के भूं क्रिया न कर सके अंतरियामी जाने कह तो अंतरियामी जाने આવું સમજે તો એને અસાધારણ પ્રેમ છે પણ મહારાજ એમ કહ્યું કે જો આવું સમજતો હોય અસાધારણ પ્રેમ હોય પણ એને ખ્યાલ ન હોય હવે એ થોડુંક સમજી લેવાનું છે એને ખ્યાલ ન હોય દ્રષ્ટાંત આપ્યું જેમ બલરામજીને પેલો પ્રલંબાસુર લઈ ગયો આકાશવાણીએ કહ્યું કે તમે ડરો છો તમે કોણ છો યાદ કરો અનેથી ઓહો હો તો શસાવતાર છે એક જ એને મસ્તક ઉપર મુષ્ટિકા મારી પ્રલંબાસુરને મારી નાખ્યું હનુમાનજી સાગર કિનારે ઉભા છે વાંદરો છે આ દરિયો ઓળંગી જવો છે બધા પોત પોતાની શક્તિઓ બોલે છે હનુમાનજી બોલતા નથી જામવંજી એ કીધું કે હનુમાન તું કેમ ચૂપ છું તારામાં અપાર બળ છું ઊભો થા તું એને બિરદાયવાનું હનુમાનજી ને થયું કે હું આવો છું અને રામ રામ કહીને શરીર વધાર્યું ઓહો અને છલાંગ મારીને ગયા બે દ્રષ્ટાંતાય આમ જોને આ દ્રષ્ટા શક્તિના અર્થમાં બરાબર છે આ દરેકમાં કઈક કે કાંઈક એવી શક્તિઓ પડી હોય છે પણ એ શક્તિને આપણે જાણતા નથી હોતા પ્રસંગ આવે જો એને કામ સોંપવામાં આવે તો પાછું તમે અદભુત કાર્ય કરી બતાવે એના મેનેજમેન્ટ પાવર હોય છે શક્તિને ડેવલપ ટીચિંગનો અર્થ શું છે જે અંદર આપણે છુપાઈ ગયું છે અને બહાર લાવવું એનું નામ સ્કૂલ કહેવાય બાકી સ્કૂલ કંઈક નવું નથી નાખી દેતી तो शक्ति अर्थ में बराबर है समझदार हो तरत प्रश्न थे कि भाई प्रेम एवं वस्तु आपने कोई किए तो खबर पड़े ये तो अंदर से ज गुदगुदी थे गुद तो प्रेम एवं केव तत्व है हाँ ये समझवाधारण प्रेम मनो हो दरिया ओलंगा आए नरे पोपट साबित आप लगता हो खरे वक्त असाधारण प्रेम साबित એવું ભગવત તત્વમાં પણ છે પણ એમાં જાણવાની થોડી બાબત જુદી છે મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ આવો મહિમા જાણતો હોય તો હેત છે એમ તમે કહો છો પાછા એમ કહો છો ખ્યાલ નથી તો ખ્યાલ નથી તો એને ખ્યાલ આવે જણાય આવે એનો ઉપાય ખરો કઈ જુઓ પ્રશ્ન જુઓ તમે કે એ મહારાજ જણાય જાય એનો કોઈ ઉપાય ખરો મહારાજ કે હા ઉપાય છે શું મહારાજ નહીં તો આગળ તો કહી દીધું હતું કે જેમ બીજાને એને કેવડાવ્યું ત્યારે ખબર પડી એમ આમાં કહી દે ને આમાં ઘણા અર્થ એવો કરે છે બીજા કહી દઈએ એટલે ખબર પડે કે તમને પ્રેમ છે હું એ વાતમાં માનતો નથી કે આપણને કોઈ પ્રેમમાં એમ કોઈ કહી દે કે તમને છે ના વાત જુદી છે શ્રીજી મહારાજે ઉપાય બતાવ્યો કે સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતા કરતા એને જણાય આવે છે કે મને ભગવાનને વિશે અસાધારણ પ્રેમ છે બહુ સરસ અતિ અદભુત વાત કઈ રીતે બોલો જુઓ સચ્ચિદાનંદ સ્વામીનો પ્રેમ છે ને પ્રેમના પ્રકાર સમજવા પડે સચ્ચિદાનંદ સ્વામીનો પ્રેમ એવો છે વાત્સલ્ય પ્રેમ છે બાપ દીકરાનો પ્રેમ છે એટલે ભરી સભા હોય ને તો જેમ બાપ ગળે દીકરો વળગી જાય થાપલીઓ મારવા માંડે બચ્ચીઓ ભરવા માંડે કોઈની એને મર્યાદાનો જરાય રાખવાની જરૂર ખરી પુત્રવત પ્રેમ છે બાળક પિતાને જાહેરમાં ગમે તેમ બચીઓ ભરે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી નો પ્રેમ પ્રેસી નો પ્રેમ છે માસુકાનો પ્રેમ છે કોઈ સ્ત્રી પોતાને चाहत पुरुष ने प्रेम करता हो जाहिर में जाए मरिया छुपके जा। छूपके दूर दृष्टि नही जाए नहीं, जा। नहीं करें प्रेमंद स्वामी नो प्रेम कांत भक्ति ना मधुरा प्रेम प्रेसी प्रेम छो सच्चिदानंद स्वामी जम घुघवाट नहीं ब्रह्मानंद स्वामी प्रेम सखा भाव ना है ये महाराज ना हाथ चाले खड़खड़ाट हसे एक बीजा ने सातड़ों पर थपाका मारे थे। प्रेम है प्रेम ना प्रकार सच्चिदान स्वामी फरी गुदो थोड़ी मर्यादा सखा मे बाढ़ में ओ मसूका प्रेम है युव मर्यादा मुक्तानंद स्वामी और गोपालनंद स्वामी ना प्रेम दास भक्ति ना यमज बैठा है ये क्यारे उभा थ गाले हाथ फेरवे स्वप्न में कल्पना कर सको हनुमान जी उभा थम राम आम बची बची भरे दास है पूरी मरिया कोई मलिक ना नौकर बदा बैठा हो मजा में नहीं गोम हो मरियादा आम शायद सच्चिदानंद स्वामी ना प्रेम ब्रह्मानंद स्वामी सुराख ना प्रेम जय जो देखाय तेरे बीजा होने के आपने आ प्रेम थे सिद्धानंद स्वामी सच्चिदानंद स्वामी शिष्य प्रेम केव असाधारण प्रथम चुम्मा वचना सच्चिदानंद स्वामी प्रेम मूर्ति सिद्धानंद स्वामी सच्चिदानंद स्वामी शिष्य तोप सिानंद स्वामीए के सच्चिदानंद स्वामी ने कीधु लगभग हरिचरित्र चिंतामणी भाग पहला आ प्रसंग है कि स्वामी गुरु महाराज मैंने तरह जो महाराज में प्रेम नहीं जो प्रेम थी पने ने थी ने? केटली अद्भूत अद्भूत वातों थे साथी भेद पड़े अंगबर नहीं पोता दास भक्ति है वात्सल्य भक्ति है मधुरा भक्ति है कांत भक्ति है ये प्रेम प्रकारों भक्तिना એની ખબર નથી એટલે શ્રીજી મહારાજે કેટલો સરસ ઉત્તર આપ્યો કે સત્શાસ્ત્રનું શ્રવણ કરતા કરતા સત્સંગ કરતા કરતા એને પ્રીતિ જણાય આવે છે કેમ જણાઈ આવે છે કે કથાઓ અને સત્સંગ કરતા એને પોતાનું અંગ ઓળખાય છે ઓહો હું તો દાસ ભક્તિવાળો છું ઓહો તો વાત્સલ્ય ભક્તિવાળો છું ઓહો હું તો ગોપી ભક્તિવાળો છું એટલે મારો આ પ્રેમ પર્યાપ્ત છે ભલે ઓછાછળો દેખાતો નથી પણ મારો પ્રેમ પર્યાપ્ત છે એ એનાથી ઓળખાય છે બીજી વાત સત્સંગથી પ્રેમ ઓળખાય અસાધારણ છે કે નહીં હોય આપણા બધા અર્થ સીધો સાધો એ છે વેળા રહેવું ને મહિમા રાખવો વેળા રહેવું ને હેત રાખવું આ કઠણ છે સાથે રહ્યો તું કળું વેગું જુદા હો એટલે કોઈ સમાજ ચિંતકોએ શાસ્ત્રીઓ સમાજ શાસ્ત્રીઓ કહ્યું છે તમારે દાંપત્યમાં થોડું હરખું રાખવું હોય તો મહિનો બે મહિના થાય કેવું કરીને આપી દેવી હરખું રાખવું થોડું વેગળું થાય ને એટલે પાછું ઘરમાં હરખું હરખું લાગે પણ રોજ ઉઠીને હું હુતીના મોઢા જોવાના પછી હું થાય કયો પણ સાથે રહીને જો હું આ વાત કોઈ બી કીધી નથી પણ હું તમને મર્યાદાના રતનમાં રહીને તમને કહી દઉં જાણવા માટે મુમતાજ નો તાજમહેલ બંધાયો તાજમહેલ જેનો હોય તેનો મારો ગોલી પણ મુમતાજ ઉપર તાજમહેલ છે એ તો હકીકત મુમતાજ એના બેળી રે છે ચૌદ દીકરા થયા છે ચૌદ પુત્રો ચૌદ પુત્રો પછી પણ મુમતાજનો શાહ જહાની સાથે પ્રેમ ઘટ્યો નથી એ પ્રેમની ગાથા છે તમારી એક દીકરો જન્મે પછી નથી બે મેળ પડતો કોણ તાજમહેલ બંધાવે રાહ ગમે એટલી જોઈ રહ્યો ના પ્રેમની આજે દાખલો લીધા જેવી વાત છે કે ચૌદ ચૌદ પુત્ર આપ્યા પછી એ દાંપત્ય પતિ પત્નીના પ્રેમમાં એક દોરાની ઓટ ના આવી શાહજહા એટલો જ ચાહતો રહ્યો અને મુમતાજ એની એટલી જ ચાહતી રહી આ કથા કઈ નાની નથી એમ ભેળું રેવું ને પ્રેમ ટકાવવું એટલે આવો તાજમહાલ ખડો થયો પણ દુનિયા એમાંથી એ માર્ગદર્શન નથી લેતી એની પત્ની અને પતિ ને કહેર હું મરી જાવ તો તમે કઈ આવું બંધાવો નઈ તો મરી જા એટલે બંધાવું બોલો કેવો કંટાળ્યો હું બંધાવવા તૈયાર છું પૈસા ની સગવડતા છે આમાં શું થાય પેલા પતિ પત્ની ગોવા ફરવા ગયા એમાં પત્ની એ જીસસ ક્રાઇસ્ટ નું સ્ટેચ્યુ જોઈને આમ ચડાવી દીધેલું તો આ પત્ની જઈને એના પગ ચૂના તો પતિ ખીજાણો પ્રેમ કેમ તમે નવા નવા પરિણામ ત્યારે કેવી ચાય બની ને આવતી કેવો નાસ્તો આપતો તમને ઇડલી ભાવશે ઢોકળા ભાવશે હવે તો માથા મારી માન ઢોકળા કરી નાખે છે વેળું રહેવું ને પ્રેમ વેળું રહેવું ને મહિમા એ સત્સંગમાં રહેતા રહેતા જણાય છે જેમ જેમ દિવસો જાય તોય એને પ્રેમ રે તો એને થાય કે આ પ્રેમ સાચો છે સમજાય છે વાત ત્યારે મહિમા ખરો પેળા રીએ બોલવા ચાલવાનું થાય પેળા રે માન અપમાન થાય પેળા રીએ વઢવા દોખવાનું થાય અને પેલી વાત છે કે વઢે પ્રેમ ઘટે ન ઘટે તો પ્રેમ સાચો ઘણો એમ કેતા અમને કેતું રહેવું અમને કેતું રહેવું એમાં કેતું રે ને એટલે પછી એને આવું ગુણાવે જો હેત્રીયુ પેલા તો આમ લાગતું હતું કે તો કેવું કહે છે અમને કેતું રહેવું કેતું રહેવું ઘણા એવા કેતા સાધુ એ પણ ઘણા એવું કહેતા હોય અમનેતા રહીએ ને તો અમને પોષણ મળે વઢવો એટલે અમને સારું રે પણ જેવા વઢો અવગુણ આવે અમને જ રાખે આમ છે તેદી આમ હતું ને ત્યાં આમ પછી એની પાસે જેટલા બેસે એટલા નવગુણ ગાલે આમ બરાબર પણ આ ઠીક નહીં આમ નહીં એની પાસે બે જેવું નહીં એની પાસે જવા જેવું નહીં જેટલા બેસે આ અનુભવમાંથી બોલું છું જેટલા બેસે એટલા નવગુણ ખાલે આમ નથી એનો સ્વભાવ આવ્યો છે ને ઓલાનો સ્વભાવ આવ્યો છે ને ઓલાનો સ્વભાવ આવે છે પોતાના હરખું નો પીળ્યું એટલે ચનામત તો અફલાતુન છે ચાર પ્રશ્નો પણ પાયાના સત્સંગના આપણા કલ્યાણના ચારે ચાર પ્રશ્નો એક કે એક પ્રતિનિધિત્વ હું તો ત્યાં સુધી તમે સાઈન કરીને લખી દઉં કે પેલા વચનામત ચાર પ્રશ્નો ટોટલ એની સામે બસો બોતેર કે બસો ને ચોસઠ બસો ને બાસઠ આખો વિસ્તાર છે એનો મૂર્તિના સુખનો માયાના આવરણનો ધામનો અને અસાધારણ સત્સંગમાં હેત થવાનો મારા જે અસાધારણ પ્રીતિ એટલે નથી થતી વાતના કરનારાનો તરત અવગુણ ના આવે છે હવે તમે વિચાર કરવામાં કોને અવગુણ અભાવ નથી આવતો હું મારી વાત નથી કરતો વળી ક્યાંક મારે તમારો કઈ જોતું નથી મને એમને બે હવાઈ ને એટલે મારે હરખું જ છે મારે કાંઈ તમારી ચાપલુસીની જરૂર નથી મારે તમને હું કોઈને મારી પાસે આવવાય નથી દેતો તોય નકતા કેટલાય બીવે તો ઘરવા નથી દેતો મારી પાસે કોઈને આવવા નથી દેતો તમે દહવાર કયો કમારે આવવું છે તોય ઘૂસવા નથી દેતો તો બીતા શું કામ હશે એટલે મારે તમારી કાંઈ જરૂર નથી પણ જેને પ્રેમ જોતો હોય તો અવગુણને અભાવ પેલો મારે કે પછી વજ્રલેપ થાય અને સત્સંગમાં આવે પડખે બેસનારા અંગ પેલું આ પાડે ઓયલો આવો નથી ઓ નથી ઓલું આવે આખી જિંદગી મારા ગહી નાખે ચાંદરાયણ કરે ઊંધો થઈ જાય કચરોચુ વ્રત કરે પાણી નો લીએ ના કરો એનો બધો કરે હેત ન થાય કારણ કે એની દ્રષ્ટિ જ ગઈ ને આ મારા વચનો નથી સહજાનંદ સ્વામી ના વચનો છે એને હારો તો રહેવા જ દીધો અને ઈ પાસે એમ કેતા કે બે ત્રણ આ છે એ તો અમને હારા છે ભેળાર્યો તમારા લખણ છે ને એટલે તમને ન્યાય અભાવ આવશે શ્રીજી મહારાજ ખોટા પડે કે પોતાના ઈષ્ટદેવ સુધી અવગુણ આવે બુઢાધદલ છે સારું જોઈ શકતા ખોટું તરત દેખાય છે એટલે સત્સંગમાં રહેતા ખબર પડે અવગુણ આવવાનો સ્વભાવ મૂળજી બ્રહ્મચારી કાઢી મૂકે મારે કે વયોજા પાછા એ જ પૈસા માથે ટોપલો કેરીનો લઈને દબાણથી આવે અને મહારાજ ને હામે બેસીને પાછો એને જમાડે આમાં ઉભો થઈને સહજાનંદ મહારાજે પોતે કીધું ને વચનામૃત માં તમે નોકર ચા કરો વડી ગમે તેમ છતાં એને કાંઈ ન થાય હેત થાય નહીં એ કસોટી ભેડા રહેવા છે અસાધારણ પ્રેમ લક્ષણ આમાં છે હજી અસાધારણ પ્રેમ સત્સંગ અને સત્સા કેમ થાય છે એ હું તમને કઉ મધ્યના ઓગણત્રીસમાં શ્રીજી મહારાજે કહ્યું કે ચિત્ત આકર્ષિત થઈ હોય ભગવાનમાં તેના લક્ષણ સા ગમે તેવો રોગાદિકે કરીને અવરાઈ ગયો હોય ગમે તેવો માર્ગે કરીને થાક્યો હોય ગમે તેવો વ્યવહારમાં છવાઈ ગયો હોય ગૂંચવાઈ ગયો હોય પણ જે વખતે એને ભગવાનની ભગવત વાર્તાનો પ્રસંગ નીકળે તો જાણે કાંઈ જ થયું નથી એવો થઈ ને ભગવાનની કથા સાંભળવા કરવા તત્પર થઈ જાય ત્યારે જાણીએ કે ભગવાન અસાધારણ પ્રેમ છે એટલે લખ્યું એના શ્રવણ કરતા કરતા થકાય પ્રતિ અંદર તાકાત હોય ને તો જ દરિયા કિનારે પ્રગટ થાય હનુમાનજી હોય ને તો બીજા ને કેમ નો પ્રગટ થઈ કે હતી નહીં એટલે જો હોય તો શ્રવણ કરતા સત્સંગમાં રહેતા થકા પ્રગટ થઈ આવે વાહ વાહ હવે આપણને પાંચ મિનિટ ધૂનમાં નથી બેસાતું હા મિનિટ પૂજા નથી થતી પાંચ મિનિટ લંબાઈ માણેક મહેતી એ કીધું જરા પાછળ ઘી લઈ આવો પતિદેવ અને નરસિંહ મહેતા કરતાલ તો વેળી એને પેલા દુકાન જઈને લાંબી આખ્યાન કથા છે હું તો ટૂંકમાં આવો આવો નાગરદાત આવો આવો વૈષ્ણવ આવો આવો પ્રભુ શું જોઈ ઘી જોઈ ઘી આપું કીર્તન સંભળાવો અને નરસિંહ મહેતા લીધી ગોલકાધિપતિ બેઠો બેઠો કીર્તન કરે છે હવે એના બાપનું શ્રાદ્ધ મારે કરવું પડશે અને કર્યું દેહભાન ભૂલી જાય તો સમજવાનું એ સત્સંગ કરતા કરતા સત્શાસ્ત્ર શ્રવણ કરતા કરતા ખબર પડે પેટી મૂકી દેજે આ ધોતી નાખી દેજે આ મને આ ચાદર ને ગોઠવી દેજે હું આ ભાગ્યો તેની પત્ની માથાની હોય હા જુદી એમને પીળી હોય એનું પ્રેમ પ્રદર્શન દેખાય જાય ને જો સાહેબ આ ખોટું હોય તો મને તને કેજો અસાધારણ પ્રેમ કેમ થાય સત્સંગ અને સત્સાના શ્રવણથી એને જણાય આવે છે તો આવો પ્રેમ હોય એનો આટલી બધી વિસ્તાર તો કરી પણ આપણો મને એક ચિંતકનું મેં હમણાં વાક્ય વાંચ્યું મને તો બહુ આનંદ થયો મને કે કોઈ વાતો આપણે ગમે તેટલી સારી કરીએ ને તો ઓડિયન્સને રસ ન પડે એનું એક જ કારણ કે તમે જે વાત કરો છો એને જોતી નથી એને જોઈતી ન હોય એટલે એને રસ ન પડે નહી હું સમજુ છું આ વાત હું મારા જીવમાં રહીને બોલું છું એક કરોડ ને કિંમતી વાત છે એટલું મંથન કરીને લાવ્યો છું પણ ગ્રાહક નથી એટલે કોઈને નથી ને જોતો જોઈતો જ નથી હલી જાય જે માણસને પ્રેમ જોતો હોય તો આ પાયાની વાત છે ભાઈ પણ ગ્રાહક નહીં તો શું કરે તો પ્રેમની આ એક એક પગલીઓ છે હજી જો છેલ્લો જ એક જ છે મુક્તાનંદ સામે કીધું મહારાજ આ દેશ કાળ ભૂંડા થાય ભલા થાય ક્રિયા ભલી ભૂંડી થાય એનું કારણ શું છે મહારાજ કે સ્વામી એનું કારણ તો જેવા પુરુષ મોટા પુરુષ જે દેશમાં રહેતા હોય તો ગમે તેઓ ભૂંડો દેશ હોય કાળ હોય ગમે તે ભૂંડી ક્રિયા હોય તો બધા રૂડા થઈ જાય હા હા અને કોઈ એવા દેશમાં પાપીઓ લોકો રહેતા હોય તો ગમે તેઓ સારો દેશ હોય સારો કાળ હોય સારો ક્રિયા હોય બધી ભૂંડી થઈ જાય કેન્દ્રમાં કોણ છે પુરુષ સારા નબળા પુરુષને હિસાબે લઈને અસર ને લીધે દેશ કાળ ક્રિયા રવિવારે ચર્ચમાં પ્રવચન કરતો પ્રવચનમાં એમણે એવો બોધ આપ્યો કે જે સારા કામ કરે છે અને પ્રભુનું નામ લે છે એને સ્વર્ગ મળે છે જે ખરાબ કામ કરે છે અને પ્રભુનું નામ નથી લેતો એને નર્ક મળે છે વાત તો એક બે બરાબર સાફ સારા કામ કરે છે પ્રભુનું નામ લે છે સ્વર્ગમાં જાય છે એક માણસ પ્લીઝ વન મિનિટ મારો ક્વેશ્ચન છે પ્રશ્ન છે બોલો તમે કહ્યું કે સારા કામ કરે ને પ્રભુનું નામ લે સ્વર્ગમાં જાય ખરાબ કામ કરે ને પ્રભુ નામ ન લે એ નર્કમાં જાય વાત હું સ્વીકારું પણ મને એનો જવાબ આપો કે જે ખરાબ કામ કરે છે પ્રભુ નું નામ લે છે અને માળા તો કરીએ જ છીએ તો એ ક્યાં જાય છે પાદરી ગમ ખાઈ ગયું માળો આનો શું જવાબ દેવો આવું ક્યાં બાઇબલમાં આવ્યું નથી કોઈ બોલ્યો નથી કોઈ સંતા બોલ્યા નથી ક્યાંય આપણે ત્યાં કોઈ પૂછીએ તો તરત કહી દે કારણ કે આપણે માનીએ ને પુનર્જન્મમાં એને કે એ તો ભગવાન પુનર્જન્મ છે એટલે ખ્રિસ્તી ધર્મમાં પુનર્જન્મની માન્યતા જ નથી આ એક જ છે લાસ્ટ એન્ડ ફર્સ્ટ મુમેન્ટ બસ ધડાકો પૂરો પછી કોઈ પુનર્જન્મ જન્મ નથી એવી માન્યતા એમની છે શા માટેની છે એ ચર્ચા ક્યારેક આવશે ક્યારેક કહીશું પણ એ નથી માનતા એટલે પાદરી પણ કીધું કે ભાઈ એમ કરો હું વિચારી ને આવતા રવિવારે કહું તો ચાલે હા હા વાંધો નહીં ગોતે રાખજો સ્ટોપ થયો બીજો રવિવાર આવવાનું થયું ઘણા જૂનામાં જૂના બાઇબલ ના જે કોમેન્ટ્રી પુસ્તક હતા ને બધા ખોળ્યા ઊંધા ચતા કર્યા જૂની પ્રતો ક્યાંય ક્યાંથી ખોળી કાઢી પણ ક્યાંય જવાબ ન મળે એમાં શનિવારની રાત પડી ગઈ સવારે પ્રવચન આપવા જવું છે પાદરી એવો મૂંજાણો સ્વપ્ન ઊંઘ આવે પણ આછું સ્વપ્ન આવ્યું પછી તો પ્રવેશી જાય ને પ્રશ્ન સ્વપ્નમાં ઊંઘમાં પ્રવેશી જાય અજાગ્રત મનમાં વહી જાય ને એ આ પછી ડેટા ક્યાં ગયો હા બધા જાગ્રત અજાગ્રત મન કે છે ને મને બહુ ચાલ્યું છે એમનું એ પાદરી જીરાગ જોરું આવ્યું એમાં સ્વપ્ન આવ્યું ભવ્ય રેલવે સ્ટેશન પણ એના ગાડી ઉભેલી અને ગાડી ઉપર લખેલું સ્વર્ગ તરફ જતી ટ્રેન આને આમમાં જ ચડી જાઓ અને ત્યાં જ વેલા સંતો હોય ને એને પૂછી લો મોટા મોટા સંતોને અને પછી વિવો આવો અને ગાડીમાં બેસી ગયો ગાડી તો બેઠો છડસડા ગઈ થોડો રન કાપ્યો ત્યાં તો સરસ મજાના ભવ્ય મહાલો સ્વર્ગ દ્વાર હા અંદર પ્રવેશ વાગ્યો ત્યાં ચોકીદાર ઉભા રાખ્યો કા જવું છે કેમ મને એક પ્રશ્ન છે એ મારે પ્રશ્ન મોટા સંતો ને પૂછવો છે એ કોઈ અહીંયા છે જ નહીં આ મોટા મોટા તો કે મોટા મોટા કોઈ અહીંયા છે જ નહીં ઓલિયા તો આંખમાં હાશું આવી ગયા મારો આ બધા એમને કેતા હતા હા હૈલા જાવ અક્ષરધામમાં સીધા આવો અને આ કોઈ પોઈ ગયા જ નહીં હકીકત એવું થાય ઘડી વાર હાઈલા જ આવો અમારી એકની વાત બીજો ચોંટી જાવ એન્જિન ક્યાં છૂટું પડી જાય એ ન ખબર પડતી આ કોઈ સંત છે જ નહી ઉદાસ થઈ ગયો આ કેવું સ્વર્ગમાં કોઈ પોચો નહી અમને બધાને પોણીય ગોલ ચોંટાડ્યો ઉદાસીન પાછો ફરતો હતો ત્યાં પાછું રેલવે સ્ટેશન આવ્યું ત્યાં જોયું તેને વાંચ્યું એના ઉપર લખ્યું એ ટ્રેનમાં ચડ્યો ગાડી ઉપડી થોડીક વાર રન કર્યો ત્યાં ઉભી રહી જોયું સૂકા વૃક્ષો પવન ગરમ ક્યારેક ઠંડુ આવે વેરાન જેવું લાગે નર્ક દ્વાર અંદર જવું છે ક્યાં ભાઈ જવું છે કે મારે પેલા હું તમને પૂછી લઉં મારે મોટા મોટા સંતો નું કામ છે સંત બહાય સંતિસ એ બધા હોય તો મારે છે હા હા હા બધા અહીંયા છે શું વાત હા બધા અહીંયા છે જેને તમે મોટા મોટા કહો ને એ બધા અહીંયા છે આને આંખમાં આસુ આવી ગયા કે કેમ રડવા માંડ્યો અરે હું સ્વર્ગમાં ગયો ત્યાં એણે એમ કીધું કે અહીં કોઈ છે નહીં અને તમે એમ કહો છો કે નર્કમાં બધા છે તો કે હા ભાઈ પણ તે જોયું સ્વર્ગને દરવાજે દરવાણી હતો એના ચહેરા ઉપર પ્રસન્નતા હતી તો કે ના પ્રસન્નતા નહોતી મારા ચહેરા ઉપર પ્રસન્નતા છે હું નર્કનો દરવાણી છું તો કે હા પ્રસન્નતા બહુ છે અંદર એક એકના ચહેરા ઉપર પ્રસન્નતા છે સ્વર્ગમાં કોઈના ચહેરા ઉપર પ્રસન્નતા નથી કેમ અને પછી માણસ બોલ્યો દરવાણી યાદ રાખ મિત્ર જ્યાં સ્વર્ગ હોય છે ત્યાં સંત નથી હોતો પણ જ્યાં સંત હોય છે ત્યાં સ્વર્ગ હોય છે સ્વર્ગ હોય ત્યાં સાધુ છે એવું નથી પણ જ્યાં સાધુ છે ત્યાં ભગવાન નું છે ત્યાં સર્વ સુખ છે એ પુરુષ પ્રધાન શ્રીજી મહારાજે વાત કરી કે જ્યાં એવા પુરુષો વસે છે ત્યાં ભગવાનનું સંપૂર્ણ સુખ છે એટલે ઓગણત્રીસ માં એકાવન માં શ્રીજી મહારાજે કહ્યું કે જે સત્પુરુષોની આજ્ઞામાં રહે છે એ જ રૂડા દેશ રહ્યો છે એ જ રૂડા દેશ અને એની આજ્ઞાથી જે બહાર જાય છે એ ભૂંડા દેશ રહ્યો છે એને ભૂંડા દેશ અને પછી પ્રથમના ચુમ્માલીસ માં વચના શ્રીજી મહારાજે કહ્યું એવા સત્પુરુષ એના પ્રસંગથી જ ભગવાનંદ સ્વામી વૈરાગ્ય સહિત ભક્તિ એનું બળ અતિશય વૃદ્ધિ કેમ પામે શ્રીજી મહારાજે કહ્યું કે રૂડા દેશ ક્રિયા સંઘ નો જોગ થાય ત્યારે ભગવાન વિશે અસાધારણ પ્રીતિ ધર્મેશ સહિત ભક્તિ થાય છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત તો એ દેશ જોડીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો રૂડા દેશ કાળ એ જ એવા સાધુઓને ખોળવા ગ્રહસ્થમાં હોય કે ભગવા કપડામાં એના સંગથી સર્વ રૂડા દેશ છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રેમ પણ ત્યાંથી પ્રાપ્ત થાય છે આવી સરસ મજાની અસાધારણ ભગવાન વિશે પ્રેમ થાય એવી સમજણ જોડતું આ વચનામૃત આમાં મહારાજે કહ્યું છે આપણને એવી સમજ અને શક્તિ મળે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ